આજે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ મંગળવાર થોડી ભગવાનની વાતો કરીએ આગલા પ્રવચનમાં આપણે જે વાતો કરી હતી એના અનુસંધાનમાં થોડી આજે વાતો કરી લઈએ પ્રથમના ચોવીસમાં વચરામ માં મહારાજે કહ્યું છે કે આ સમજાઈ જાય ને ચિંતા મળીને વાત કરી જાય તો કાં તો કેફેક કરીને છકી જાય તો ઘણાને કાં સમજાય નહીં તો જાણે બીજું અગ્નિમાં બળી ગયું અને અમુક કેફે કરીને છકી જાય એક સર્વોપરીપણાના કેફમાં છકી જઈને ફાટાવવું પડી જાય અમુક ને બીજ બળી જાય છે અગ્નિમાં નાખી જ બળી ગયું એને સમજાતું જ નથી સમજવું જ નથી હા આ તમને આશ્ચર્ય લાગ્યું સમજવું જ નથી પેલેથી ઠોકી દે અવતારી અવતારી અવતાર અવતાર લોચો કરતા જ દઈ બીજી વાતો કરો સમજવું જ નથી પણ સમજો તો કોઈ તકલીફ નથી જો આ છે ને બધા બધા જે આચાર્યો થયા કે જે થયા મત સ્થાપિત થયા એ બધે બધે આવું થયું છે શંકરાચાર્ય જે અદ્વે સ્થાપન કર્યો બરાબર બ્રહ્મનું સ્થાપન કર્યું હવે એમાંથી વિચાર ભેદ થતા અતિ ભયંકર શૃષ્ઠ વેદાંત મત સ્થાપિત થઈ ગયો ગુરુ નથી શિષ્ય નથી શાસ્ત્ર નથી વિધિ નથી નીચે નથી લોક નથી પરલોક નથી બધું મિથ્યા છે એક બ્રહ્મ સત્ય છે બ્રહ્મસભર ભાઈ મારે કે બ્રહ્મ સભર ભૈરો છે તો ગોપીઓની જેમ બધી સ્ત્રીઓ પોતાના ધણીને જ પ્રેમ કરે છે તો નરકે કેમ જાય અને ગોપીઓ શ્રી કૃષ્ણને પ્રેમ કર્યો તો ગુણાતીત થઈને ધામને કેમ પામી સર્વત્ર બ્રહ્મસભર ભાઈ છે તો અરે ભગવાન ભગવાન છે અને માયાકૃત કાર્ય માયાકૃત જ છે ભરતજીની દરેક વેદાંતના ગ્રહ પર કથા લખાય છે મહારાજ ભરતજીએ મુગલામાં સ્નેહ કર્યો તો ત્રણ જન્મ કેમ લાગ્યા સર્વોત્તર ભે તમે જેને બ્રહ્મ પ્રેમ કરો છો એ પણ બ્રહ્મ છે તો નારકી ગતિ શું કેમ થાય છે મતલબ કે બ્રહ્મ બ્રહ્મ છે ભગવાન ભગવાન છે અને માયા કૃતિ આ બધી નાના દેખાય છે એ માયાકૃત વાગે છે એમાં તમે ચોટો તો પતન જ થાય જન્મ મરણ જ લાગે ભગવાનમાં ચોટો અને ભગવાન અહીંયા પધાર્યા હોય તો એ નિર્ગુણ મૂર્તિ છે એની સાથે ગોપીઓ જોડાય તો નિર્ગુણ થઈ ગઈ ગોપી વલ્લભ મહારાજ આ મતનો સાંભળીને રેડ્યા વડતાલમાં વચરામાં છે ને તમે તો જાણવા માટે આ વાંચો શુષ્ક મેદાનો ગ્રંથ અમને અતિશય ઉદ્વેગ થાય છે કે આવી સરસ ભગવાનની ઉપાસના મૂકીને શું શું કર્યું અને શંકરાચાર્ય જે મત આપ્યો એની પાછીમાં વિજ્ઞાન ભિક્ષુ નામના સંન્યાસી થયા એમણે કહ્યું છે અત્યારે જે પ્રવર્તિત છે એ શંકરાચાર્યનો મત નથી રહ્યો અપસિદ્ધાંત થઈ ગયો છે શ્રીજી મહારાજ વચરામાં શંકરાચાર્યનો બહુ પક્ષ લીધો છે બહુ પ્રશંસા કરી છે શંકરાચાર્ય સમજે છે એટલે તો ભજગોવિંદમાંદિક લખ્યા સૂર્યાદિકના સ્તોત્ર લખ્યા નાસ્તિક ભાવ નો આવી જાય ઉપાસના રહે એટલે એમણે એમ કહ્યું કે વિષ્ણુ શસ્ત્રનો પાઠ કરવો પંચદેવની પૂજા કરવી પવિત્ર બ્રાહ્મણના ઘર વિક્ષા લેવી મહારાજ કહે તો આજના બધા જે આ બધા વેદાંતી થઈ ગયા છે આધુનિક વેદાંતિઓ એ શું શંકરાચાર્ય કરતા મોટા થઈ ગયા છે અને શંકરાચાર્ય શું વિવેક નહીં હોય અને જ્ઞાન નહીં હોય શંકરાચાર્ય જે કહ્યું હોય એ મૂળમાં જાઓ પણ પાછલા વાળા બગાડાય કામ જ આવે લખેલા ગ્રંથમાં શ્રીજી મહારાજ કહે છે કબીર તો બહુ સારા હતા પણ પછી બગાડી નાખ્યું એ મશી બિલકુલ નિરાકાર અવતારો નો માનવા બધું ઉડાડી નાખ્યું કબીર તો ગાય છે કાહેન ગાવે મંગલ જસો દામયા કાહેન મંગલ ગાવે કબીર લુ કબીર તો ધામનું વર્ણન કરે છે ભાઈ તમે અદભુત મૂળમાં જાઓ કબીરના બાતને કબીર એમ બોલ્યા કબીરા કબીરા ક્યાં કરો જાહો જાઓ યમુના કે તીર એક ગોપી કે પ્રેમ મેં બહ જાય લાખ કબીર કબીર કબીર શું કરો છો તમે યમુના ને તીર જઈને ગોપીનો પ્રેમ જુઓ તો એ ગોપીના પ્રેમના પ્રવાહમાં મારા જેવા લાખ કબીર તણાઈ ગયા જાય શું પ્રશંસા કરી આખો જો મત બદલાઈ ગયો ભગવાન બુદ્ધ ને મહાયાન હિનયાન થઈ ગયા એમના પછી ફાટા પડ્યા કેટલાય મહાપ્રભુના વિચાર સિદ્ધાંત વર્તન ભેદ પડે ને નો પ્રોબ્લેમ આચાર તો સૌના થોડા થોડા નોખા હોય સિદ્ધાંત ભેદ પડે એ મારી નાખે મૂળ પુરુષે મૂળ સ્થાપકના સિદ્ધાંતોથી જ્યારે વિરુદ્ધ સિદ્ધાંત પ્રસ્થાપિત થઈ જાય એ સદૈવ અકલ્યાણકારી હોય એમાં કલ્યાણ ન થાય કારણ કે મૂળ પુરુષનો જ આપણે અપમાન કરીએ છીએ એનો જ દ્રોહ કરીએ છીએ બીજું બધું થાય પણ એનાથી સિદ્ધાંત અપસિદ્ધાંત થઈને અનુસરો થતું હોય છે બધું થાય એમ તો નિર્મ સિવસનું જીવન થતા હોય સારું ઉત્કર્ષ જીવન થતું હોય પરોપકારના કાર્ય થતા હોય રાવણ જેવા હોય એ પણ મહાપરોપકારી થઈ જાય તો આચારશીલ થઈ જાય બધું થઈ જાય પણ આત્યંતિક પ્રાપ્તિમાં તો મૂળ પુરુષે મૂળ અવતારે મૂળ સિદ્ધાંત જે મૂક્યો છે એમાં જ હોય શિક્ષાપત્રમાં મારે કીધું કલ્પિત ધર્મનું આચરણ ન કરવું પાખંડ ધર્મનું આચરણ ન કરવું એમ ગુણાતીતાનંદ સ્વામીએ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના આપી નથી હોરા ગુરુના ગુરુ ગુરુ છે જુનાગઢ દેશનું છું સ્વામિનારાયણ ભગવાને રાધારામણ દેવનું મંદિર જુનાગઢ જવાર ચોકમાં કર્યું છે ને એ ગુણાતીતાનંદ સ્વામી એને અક્ષર અને પુરુષોત્તમ એવી ઉપાસના આપી નથી એમણે તો સોમત ઓગણીસો સોળ માં આચાર્ય શ્રી રઘુજી મહારાજ ને તેડાવીને રાધારમણ દેવ ની બાજુમાં ભગવાન સ્વામિનારાયણનું ઉપાસ્ય સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પોતે પધરાવડાયું છે જે અદ્યાપી છે શું કે છે ઉપાસના જુગલ ઉપાસના નથી એણે કીધું નથી સાહેબ કાન ખોન કે કાન ખોલ કે સુન લો પ્રાગજી ભગતે પણ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના સ્વામીને નારાયણ એવી ઉપાસના આપી નથી ગુણાતીતાનુ સામે નથી આપી સ્વામીને નારાયણ એવી ઉપાસના કરો સ્વામી અને નારાયણ એવી ઉપાસના કરજો ગુણાતીતાન સામે નથી આપી હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામીનારાયણ એકની બે ચરણ સ્વરૂપની ઉપાસના આપી છે એમ પ્રાગ ભગતે ગુણાતીતાનું સામે નો મહિમા અપરંપાર કર્યો અક્ષર બ્રહ્મ તરીકે મહિમા અત્યંત ગાતા જુનાગઢ પ્રદેશ એમાં જેટલા ભગવાન સ્વામિનારાયણના મંદિરો છે જેટલા સંતો છે એ આજે પણ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ તરીકે માને છે પરંતુ સ્વામીને અક્ષર અને પુરુષોત્તમ એવી ઉપાસના જુનાગઢ દેશના મૂળ સંપ્રદાયને કોઈ સાધુ સ્વીકારતા નથી એના ગુરુ પરંપરા બધા ગુણાતીતાન સ્વામી છે સ્વામી એવા નારાયણ સર્વ જળ ચેતન સ્વામી એવો સ્વામિનારાયણ એ સ્વામિનારાયણની ઉપાસના છે અને જે લોયાના ચૌદમાં વચરામૃતમાં મહારાજે કહ્યું છે એક તેજનો સમૂહ છે દિવ્ય સિંહાસન છે એના ઉપર શ્રી પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે અને ચારે તરફ મુક્તના મંડળ ભરાઈને બેઠા છે આ ઉપાસના શીખવી છે અને પોતે જાતે હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં પધરાવ્યા છે આ અમારું ઉપાસન સ્વરૂપ છે ખૂબી દેખો રાધા કૃષ્ણની જ પધરાવે છે જુગલ સ્વરૂપની બાજુમાં પધરાવે છે આ જુગલ સ્વરૂપ નહીં આ મારું આ એક સ્વરૂપ છે મર્મ દેખો છે ને પણ ગોપીનાથ ઘરેડા સ્વરૂપ ની બાજુમાં પધરાવે છે એ જુગલ સ્વરૂપ છે કારણ કે દંપતી છે શિવ પાર્વતીજી રામ સીતા લક્ષ્મીનારાયણ રાધાકૃષ્ણ આ સ્વામિનારાયણ પ્રભુ એટલા છે સામે મુક્તો અને સામે મુક્તો બેઠા હોય ગુણાતી બેઠા હોય એવી જ મૂર્તિ બાલ મુકુદાસ અક્ષર અને પુરુષોત્તમ ની ઉપાસના સ્વામી અને નારાયણ એવી જેવું અક્ષર પુરુષોત્તમ વાળા બી વાળા જે ઉપાસના પ્રવર્તન કરાવે છે એ ગુણા ગુણાતીતાનંદ સ્વામી ના પ્રમુખ શિષ્ય બાલ પરંપરાના અનેક સંતો કોઈ એ પ્રવર્તાવી નથી કોઈ એ માન્ય રાખી નથી એમાંનો કોઈ સાધુ યજ્ઞ પુરતા શાસ્ત્રીજી સાથે બેઠા નથી અને મેં તમને કહ્યું ને પ્રાગી ભગતે પણ પ્રવર્તાવી નથી મૂળ ગ્રંથોને જોતા ક્યાંય મળતું નથી આ અભ્યાસ કરીને બોલું છું હું તમને પાના સાહેબ બધું બતાવી શકું એમ છું આવી ક્યાંથી એ તમને મૂળ કહું મેવાસા ગામના ઇન્દ્રજી વ્યાસ શ્રીજી મહારાજને મળેલા એમના દીકરા કરસનજી વ્યાસ મહાપંડિત હતા જે સત્સંગમાં કરસનજી અદા તરીકે પ્રસિદ્ધ થયા એમણે સૌ પેલા અક્ષર પુરુષો તમને ઉપાસના સિદ્ધાંત લખ્યો તાજું ભોજ આવ્યું સિદ્ધાંત સાગર નામનો ગ્રંથ લખ્યો જે ગ્રંથ આજે પણ મારી પાસે છે અને એમના સગા સંબંધીઓ પાસે પણ છે તાજુ પિકે બાદ સાહેબ સંમત ઓગણીસો ચોપન માં પ્રાગજીભગત ધામમાં ગયા પછી બે વર્ષે ઓગણીસો છપ્પનમાં આમણે લખ્યો સીધા પ્રાગજીભગત હતા ત્યાં સુધી આ સિદ્ધાંત પ્રવર્તિત નથી પછીથી આવ્યો છે આખે આખો કરસનજી અદાનો લખેલો સિદ્ધાંત સાગર નો ગ્રંથ જે અદાએ લખેલો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના સ્વામી નારાયણની ઉપાસના જુગલ ઉપાસના આખો સિદ્ધાંત ઉપાડીને પ્રાગજી ભગતને નામે ગોઠવી દેવામાં આવ્યો છે સાહેબ પ્રાગજી ભગતે યજ્ઞ પુરુષદાસ હાથ પકડીને દરવાજો છોડતો નહી અને છેલ્લે જયારે પ્રાગજી ભગતે ઓગણીસો માં એને દેહ મૂક્યો એ જ ઘડીએ સવારે પરંપરાને મૂળ સિદ્ધાંતને સમર્પિત હતા આ તો હોજવારીમાં સાંભેલું જાય છે જો ભાઈ હું ફરીથી કહું છું કે કરશન જે જે સિદ્ધાંત લખ્યો વાત તમે બહુ ધ્યાનથી સાંભળજો વડતાલમાં વિરોધ હતો એટલા માટે સંવાદ ઓગણીસો બાવીસ માં રાગજી ભગતને સંપ્રદાય માંથી વિમુખ કરવામાં આવ્યા સત્સંગમાંથી વિમુખ કરવામાં આવ્યા પછી મહુવા જુનાગઢ ગુણાતી સ્વામી સાથે હતા ત્યાંથી નીકળીને છોડી દેવું પડ્યું એમને જુનાગઢ કારણ કે વિમુખ કર્યા એટલે મહુવા પોતાનું વતન હતું ત્યાં આવીને રહ્યા પછી એ ચરોતર માં વળતા અને દર્શન હતા જતા જ હોય પછી આજુબાજુ બધા ગામડે ફરતા પણ એ શું ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અત્યંત મહિમા કઈ પછી વાત સાચી છે ગુણાતીત બાપ ગુણાતીત બાપ છે એનો મહિમા એને સમાય એટલે સર્વત્ર પ્રચાર કરે અને વાતો કરે પોતે સ્થિતિ બ્રાહ્મણી દશા સ્વામીની કૃપાથી એનો વિરોધ એમાં થતો જ તો કારણ કે વડતાલ દેશની અંદર ગોપાળાનંદ સ્વામી વધારે મહિમા સારા એ સત્સંગમાં છે ન સમજી અને ન હોય જૂનાગઢ દેશમાં ગોપાલ સાહેબ મહત્વ ન હોય એવું નથી પણ વડતાલમાં ગોપાલનંદ સ્વામીનો વિશેષ મહિમા મહત્વ અને એમાં અક્ષરપ્રહ તરીકે ગુણાદિત સ્વામીનો મોમાં ગવાય એ કોઈને ગમે નહીં એ સ્વાભાવિક સમજી શકાય એવી વાત છે એક જ્ઞાનમાં બે તલવાર નાખવા જેવી વાત છે એટલે વિરોધ થતો હતો સમય જતો સમય જતા સંવત ઓગણીસો ઓગણ ચાલીસ માં સ્વામી શાસ્ત્રીજી સ્વામી બી એ સાધુ થયા ફાંસલો ગણો છે પછી એ ધીમે ધીમે પ્રાગજીભગતના જોગમાં આવ્યા કારણ કે વડતાલના સાધુ છે યજ્ઞ શાસ્ત્રીજી સ્વામી વડતાલના સાધુ છે વડતાલમાં દીક્ષા લીધી છે અને મહવાથી આમનો આવવા જવાન એમાં યોગ થયો પ્રાગીભ સાથે યજ્ઞપુરદાસજી સ્વામીને એટલે એમને સમજાયું સમજાવવામાં આવ્યું કે ગુણાતીતાન છી અક્ષરો છે એમણે વાત સાંભળી ભગતજી થકી સમજ્યા અને પછી એ પણ એનો પ્રચાર કરવા લાગ્યા વાત શું થતી હતી ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એનો અપાર મહિમા આ સિવાય કોઈ વાત હજી નથી સારા એ સત્સંગમાં સત્સંગ ના બધા દેશ આવી ગયા બધા મંદિરો આવી ગયા એનો વિરોધ હતો અને એ વિરોધના ઐતિહાસિક પ્રસંગો ઘણા દેખાય છે હડતાલમાંથી દેખાય છે ગઢડામાંથી પણ દેખાય છે જે બધાને મુકાબલો કરવો પડ્યો એ બધા પ્રસંગો છે ઇતિહાસ સાક્ષી છે બીજી કોઈ વાત નથી રાજભત ઓગણીસો ચોપનમાં ગયા સ્વામી વડતાલનજી દા જે કહેવાય કરશનજી વ્યાસ એમણે ઓગણીસો સંવત ઓગણીસો છપ્પનમાં સિદ્ધાંત સાગર નામનો ગ્રંથ લખ્યો એમાં એમણે લખ્યું સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી એટલે નારાયણ એમ સ્વામિનારાયણ એમ સ્વામી નારાયણ સમજે તો એની ઉપાસના યથાર્થ પૂરી થઈ અને એને ઉપાસના સર્વોપરી નિષ્ઠા પણ ત્યારે જ પૂરી થઈ એમણે કહ્યું કે પૂર્વે પણ સીતાએ સહિત રામનું ભજન કરાવ્યું છે લક્ષ્મીએ સહિત નારાયણનું ભજન કરાવ્યું છે રાધાએ સહિત કૃષ્ણનું ભજન કરાવ્યું છે નારાયણ એટલે સ્વામી નારાયણ અને સ્વામી ગુણાતીતાન સ્વામી એમના સહિત ભજન કરો એમને જાણો અક્ષર તરીકે અને આ રીતે ભજન કરો આ ઉપાસના સમજો ત્યારે તમારી ઉપાસના સર્વોપરી ઉપાસના સંપૂર્ણ થઈ અને તમે ત્યારે જ અક્ષરધામને પામો આ એમણે લખ્યું હવે પ્રાચી ભગત જયારે ધામમાં ગયા ત્યારે યજ્ઞ પુરુષ દાસ શાસ્ત્રીજીની ઉંમર તેત્રીસ વર્ષની છે અને કરસનજી આ સિદ્ધાંત સાગર ગ્રંથ લખ્યો એનો જન્મ સંવત અઢારસો નેવું છે અને ગ્રંથ લખ્યો છે સંવત ઓગણીસો છપ્પનમાં છાસઠ વર્ષની ઉંમર છે એની જો ઉંમરનો ડિફરન્સ જુઓ એ જોતાય દેખાય ગ્રંથ કોને લખ્યો હોય કરસનજીદા મહાવિદ્વા છે અતિ વિદ્વાન છે હરિલા કલ્પતરુ અચિંત્યાનંદ્રહચારી કલ્પતરું કઠણ ગ્રંથ છે જેવા તે બાજ કથા ના કરી શકે એ એમાં કરશનજી અદા સંશોધનમાં છે અચિંત બ્રહ્મચારી એમની સાથે એવા વિદ્વાન છે કહી શકો ગ્રંથ કોણ લખે હું એટલા માટે કઉ છું એ ગ્રંથ મારી પાસે છે કરશનજી અદાના સદા સંબંધીઓ પાસે છે એ ગ્રંથ કઠણ છે શાસ્ત્રી સિદ્ધાંતોને આમથી આમ લઈને કે છે ભાઈ અમુક વાતો મગજ નું દહીં થઈ જાય ત્યારે સમજાય એ યજ્ઞપુરદાસ સામે તેત્રીસ વર્ષે લખી ના શકે એ કરશનજી અદા જ લખી શકે હા એને એને માનનારા કે છે કે શંકરાચાર્ય બત્રીસ વર્ષમાં લખ્યું પણ આ શંકરાચાર્ય નથી શંકરાચાર્ય કરે એવું આ ના કરી શકે કરશનજી અદાય ગ્રંથ લખ્યો છું ઐતિહાસિક ઘટના છે એમાં લખાયું ને સ્વામી શહીદ નારાયણ સ્વામિનારાયણ એટલે યજ્ઞ પુરુષદાસજીએ એ સ્વીકારી કારણ કે તો ભાવતું જ એટલે એ પ્રચાર કરવા માંડ્યા સ્વામિનારાયણ એટલે ગુણાકીતાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી એમ સ્વામિનારાયણ ભજન કરો આ પ્રચાર થયો હડતાલમાં પચે ન પચે પછી સંવદ ઓગણીસો ની આસપાસ યજ્ઞપુરદાસજી સ્વામીએ આ વાત તો હતી જ કે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીતાન સ્વામી એટલે અક્ષર બ્રહ્મ અક્ષર અને સહજાનંદ સ્વામી એટલે પુરુષોત્તમ તો અક્ષર અને પુરુષોત્તમ પેલા સ્વામિનારાયણ સંયોજન થયું સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી ગુણાતીતાન સ્વામી એટલે સ્વયં અક્ષર અક્ષર બ્રહ્મ સજાનંદ સ્વામીને પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ આ નવું શબ્દનું સંયોજન ઓગણીસો જનો જાણો બરાબર જણાવ્યું એમણે આ શબ્દ પ્રયોગ આ હું મારી વાત નથી કરતો એના ગ્રંથ વાંચીને કહું છું ઉપાસના દર્શન લખ્યો છે એ ગ્રંથમાં એમણે લખ્યું છે કે આ શબ્દ સંયોજન યજ્ઞપુર શાસ્ત્રી સ્વામીજી આપ્યું છે મેં નથી કીધું એના ગ્રંથમાં લખ્યું છે છતાં હું આને પરમ જૂઠ માનું છું એટલા માટે કે અક્ષર પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ સિદ્ધાંત સાગરમાં છે નામે આમને ચડાયો છું એક એક વસ્તુ તમને પુરાવા સાથે કરીશ આ હું કોઈ દ્વેષથી નથી કરતો સહજાનંદ સ્વામીના મૂળ સંપ્રદાયના સિદ્ધાંતના રક્ષણ માટે હું અત્યારે બાળી રહ્યો છું અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ શબ્દ સિદ્ધાંત સાગરમાં છે પણ છતાં એમણે નામે ચડાવ્યો પેલા પછી ભગતજીના જે ચરિત્રો લખાય ને એમાં પછી લખી નાખ્યું બધું કે ભગતજી આવો પ્રચાર કરતા કે ગુણાતિત સ્વામી સ્વામિનારાયણ સહજાનંદ એટલે સ્વામિનારાયણ એ પછીથી લખવામાં આવ્યું છે બાકી ભગતજી તો અક્ષર બ્રહ્મ મહિમા ગાતા હતા પણ આ સિદ્ધાંત સાગર માંથી લઈને પછી જે જે ચરિત્રો પછી સ્વામી એટલે ગુણાકીતા સહજાન નારાયણ એટલે સ્વામી નારાયણ પણ છે તો સિદ્ધાંત સાગર એમ જ અક્ષર પુરુષોત્તમ શબ્દ સિદ્ધાંત સાગર છે વાંચો ન મળે તો તમારો જોડો મારું માથું પણ છતાંય આપણું આપણે સ્વીકાર લઈએ ચાલો કહીશ પ્રયોગ સ્વામી આપ્યો સંવત ઓગણીસો ને એકસાઠ માં વઢવાણ મંદિર માં એમણે અક્ષર પુરુષોત્તમ ની મૂર્તિ સ્થાપી જે વઢવાણનું મંદિર છે ને એમાં કુંજ વિહારી પ્રસાદી આચાર્ય મહારાજ જે બાર પીડા કાળુપુર આમના મધ્ય ખંડમાં પધરાવવી હતી પણ પછી બાજુના અખંડમાં પધરાવી છે હવે અત્યારે પછી નામ બદલી નાખવામાં આવ્યા છે એવું છે પણ અક્ષર પુરુષોત્વની મૂર્તિ છે અને એ કોઈને વાંધો પડતો હોય તો અક્ષર પુરુષોત્તમના પુસ્તકોમાં જોઈ લે હું નથી કેતો એના પુસ્તકો બોલે છે બી સંસ્થાના પુસ્તકો બોલે છે કે વઢાણમાં કુંજ કુંજ પ્રસાદજી મહારાજની સાથે આ થઈને પછી મૂર્તિ પધરાવાય છે અને મને ખબર છે ત્યાં સુધી પંદર વીસ વર્ષ પહેલા અક્ષર પુરુષોત્તમના સંતોએ બસ ભરીને ગયા તા લાકડીઓને બધું લઈ તમને જો યાદ આવ્યું અને ધમાલ થઈ પણ ત્યારે પ્રમુખ સ્વામી બાપા બહુ રોજુ સ્વભાવના એમણે મામલો થાળે પાડવી સેવક ગલ ભાઈ અક્ષર પુરુષો તમની ચૈત્રી પૂનમ દિવસે આ પૂનમ ની દિવસે ચૈત્રી કઈ કઈ મને ખબર નથી એ દિવસે પણ પૂનમ ઉત્સવ હતો એમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની જે બોલાવી અને બધો વિરોધ ફાટી સભા મંડપ વડતાલ હજારો માણસો ની મેદની પુનમનો સમય અક્ષર પુરુષોત્તમ જે સહન કોને થાય આખું ખળબળી ગયું અતિશય વડતાલ આને કાઢો જ અને છેવટે સંવત ઓગણીસો ને માં યજ્ઞ પ્રદાજી સ્વામીએ વડતાલ છોડ્યું પ્રાગજી ભગતે ના પાડી પુરુષ દાજકા કરી નાખેજો છોડતો નહી વડતાલ છોડતો નહીં જો કેવું કરે છે કે દરવાજો છોડતો નહીં એમ કીધું એટલે શું દરવાજો તો સંત એ મોક્ષ દ્વાર છે એને દરવાજો કહેવાય વડતાલ એવું નહીં આ શું કહેવાય આ છેતરપિંડી કહેવાય કરશનજી હદાય કીધું એટલે નીકળે જેને કીધું એ પ્રાગી ભગત ના પાડી કે તું છોડતો નહીં હવે જેને પરંપરામાં માને છે એનું જ માનતા નથી અને કલ્યાણની વાતો કરે છે પેલા બિચાર પેટ બાળી બાળીના પ્રસંગો લાંબુ કરવું એટલું બધું પેટ બાળીને છતાં પણ એમણે વડતાલ છોડ્યું એ પણ પ્રચાર શું કરે છે અક્ષર પુરુષોત્તમ સ્વામી ને નારાયણ અક્ષર પુરુષોત્તમ સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામી આમાં એમને સહન બહુ કરવું પડતું શું મૂળ સંપ્રદાયમાં ભગવાન સ્વામીના બે ચરણની ઉપાસના છે એમાં ચાર ચરણની ઉપાસના છે અને એ લોકોને ગળે ઉતરી જાય આપણે બે ચરણની ઉપાસના છે અને એમાં ચાર ચરણની ઉપાસના છે એટલે એમાં ન ભણાય અમને બહુ એને ફેસ કરવું પડતું હતું મુકાબલો કરવું પડતું એટલે સમય જતા જતા ધીમા એમ થોડો છલ કર્યું પ્રપંચ કરી પ્રયુક્તિ કરી ચોખો શબ્દમાં જ કહું છલ કર્યું કે અક્ષર પુરુષોત્તમની ઉપાસના એટલે બે તત્વની ઉપાસના નથી પણ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી એ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એ અક્ષર પુરુષોત્તમ દર્શન એમ છે અને પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એની એકની જ ઉપાસના છે અક્ષરુપ થઈને પુરુષોત્તમ ની ઉપાસના કરો બે તત્વની ઉપાસના નથી પંદર બે મૂર્તિ વાત છે આમાં બે ની નથી બે તત્વની વાત નથી એટલે અક્ષર પુરુષોત્તમ એ એક જ તત્વની ઉપાસના કરે છે કોણ માને છતાં એની એનો જે પ્રપંચ તમે જુઓ પાછો એજ જ ઉપાસના ગ્રંથમાં જયારે સ્વામીનારાયણ મંત્રનો અર્થ ચરે છે ત્યારે એમ કરે છે રાધિયા સહિત કૃષ્ણ ઈથી રાધાકૃષ્ણ લક્ષ્મિયા સહિત નારાયણ લક્ષ્મી નારાયણ નરેણ સહિતર ઈ નરનારાયણ શું લક્ષ્મી સહિત એવા નારાયણ એટલે લક્ષ્મી નારાયણ રાધા એ સહિત કૃષ્ણ એટલે રાધાકૃષ્ણ નર સહિત નારાયણ એટલે નર એમ સ્વામીના સહિત નારાયણ સ્વામી નારાયણ સ્વામી સહિત એવા નારાયણ એટલે સ્વામીના મંત્રાર્થમાં આ કે છે પેલી જગ્યાએ એમ કે છે કે એક તત્વની ઉપાસ નથી બ્લેક જૂઠ છે આપણે રઘુવીરજી મહારાજ એમણે એમાં સત્સંગી જીવન નું બીજું પ્રકરણ અધ્યાય ચોવીસ અને અઠ્યાવીસ એમાં જ્યાં જ્યાં સ્વામિનારાયણ નામ આવ્યું ત્યાં જનમંગલમાં સ્વામિનારાયણ નામ સર્વમંગલમાં સ્વામિનારાયણ નામ જ્યાં આવ્યું ત્યાં જે અર્થ લખ્યા છે એ પુસ્તકો આજે પણ વડતાલ ને અન્યત્ર લાઇબ્રેરીમાં છે મૂળ હસ્ત એમ એમાં અર્થ શું કર્યો છે કે સ્વામિનારાયણ એટલે સ્વામી નારાયણ સ્વામી એવા જે નારાયણ એટલે સ્વામી નારાયણ સ્પષ્ટતે અર્થ કર્યો છે પણ કોઈનું માનવું જ નહીં સામે બતાય છે આપણે આપણે જે કરીને ગયા છે કોઈ નહી સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી અને સહજાનંદ સ્વામી નારાયણ સ્વામિનારાયણ અહીંયા લખી ગયા સ્વામિનારાયણ એટલે એક જ સહજાનંદ સ્વામી નું મંત્ર નામ છે સર્વના સ્વામી એટલે નારાયણ એટલે સ્વામિનારાયણ તો આ કે એમ નહીં સ્વામી એટલે સ્વામી સહજાન સ્વામી એટલે નારાયણ એમ સ્વામિનારાયણ છે ને જૂઠ ઠીક આગળ વધીને લખે છે કે અક્ષર પુરુષોત્તમ નું દર્શન અક્ષર પુરુષોત્તમ નો સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ ની ઉપાસના એટલે પુરુષોત્તમ ની ઉપાસના કરવી એટલે કે પરબ્રહ્મ ભગવાન સ્વામી સૌને કહેલો સમજાવેલો પ્રબોધેલો ઉપદેશલો સિદ્ધાંત છે અમારો નથી આ ક્યાંથી આવ્યું કે શ્રીજી મહારાજ ઉપાસના કહીને ગયા છે પ્રબોધી નહીં ગયા છે એમણે લખે જ નાખ્યું લખે છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત છે આ એમણે ઉપદેશ છે એમને કહેલો છે એમને સ્થાપેલો છે ક્યાં છે કે ચરામૃતમાં છે વિચરામૃત કઈ રીતે તો કે પાને પાને વાંચો અક્ષર અને અક્ષર અને એનો જ ઉપદેશ એની જ વાત આવે છે એનો મહિમા આવે છે વાત એ સાચી અક્ષર અને પુરુષોત્તમ તો જીવને ઈશ્વરના શબ્દો આવતા હોય પણ મહિમા ખોટું નથી અક્ષર અને પુરુષોત્તમ એ શબ્દો પણ છે અને એનો અત્યંત મહિમા વચનાત્મા છે જ એ તો વેદ વેદાંતમાં છે ઉપનિષદમાં છે તો વચનામૃત હોય જ વચનામૃતમાં છે આ અને વચનામૃતમાં જ કયું છે અક્ષરૃપ થઈને પુરુષોત્તમ ની ઉપાસના કરવી એટલે આ ભગવાન સ્વામી નારાયણે પ્રબોધિત છે આ તો કૃપા કરીને શાસ્ત્રીજી મહારાજ યજ્ઞ પુરુષદાસ કલ્યાણ માટે કરુણા કરીને અક્ષર પુરુષોત્તમ દર્શન આપ્યું અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપી કોને આપી યજ્ઞ શાસ્ત્રી સ્વામી આપીપિંગ યોર માઇન્ડ વચરામર્તમાં છે ના નથી છો અક્ષર અને પુરુષોત્તમ શબ્દો છે બંનેનો મહિમા છે બંને તત્વોનો મહિમા છે અક્ષરુપ થઈને ભક્તિ કરવી એ પણ વચરામર્તમાં છે પણ જોજો ક્વોન્ટિટી જોઈજો લોહાના બારમા વચરાત્મા એક વાર શિરજી બોલ્યા પુરુષોત્તમ ભગવાન ધામ રૂપ જે અક્ષર રૂપ થઈને જે પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે અને નિર્વિકલ્પ વાળો નિશ્ચિત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચિય વાળો કહીએ લો એક વખત આવ્યો આખા બીજી વાર જો તમે લેવા જાઓ તો એક વખત આવ્યો પ્રથમના ચાલીસ માં કે અક્ષરના સાધર્મ્ય પામીને પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં નિમગ્ન રહ્યો થો કહેવાય એમાં સાધર્મ્યપણાને પામીને જે પુરુષોત્તમની એક જ મૂર્તિમાં નિમગ્ન રહે તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ આ બે વખત આવ્યો સાધનાની રીતે તે એક જ વાર લો એના બારમાં આ તો પામે લઈને સ્થિતિ વાત કરી છે અન્યત્ર બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી આત્મસત્તારૂપે ત્રણ અવસ્થા ત્રણ ગુણ એ બધા ત્રણ અવસ્થા આત્મસત્તારૂપ થઈને ભગવાનની ઉપાસના કરવી પાને પાને આ વાત છે ગોપાલનાંદ સ્વામીએ આત્મસત્તારૂપ થઈને ભજન કરો આત્મસત્તારૂપ થઈને ભક્તિ કરો આત્મસત્તારૂપ થઈને ધ્યાન કરો એની વાતો કરી ક્યારેક ક્યારેક કયું છે અક્ષરુપ થઈ ભજન કરો અક્ષરું ભજન કરો અને અક્ષરના સુખમાં રોકાતા કેટલી વાર આ શ્લોક બોલ્યા છે ઓહો રામ આમાં તો બધું જ મહારાજે કહી દીધું નિજાત માનમ બ્રહ્મરૂપમ બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરો બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરો અક્ષરપ થઈને ભક્તિ કરો ઓછી વાર બોલ્યા છે અને એમ માનો હું અક્ષર છું હું એમ માનો એમ માનો હું અક્ષર છું હું અક્ષર છું અરે એમ એમ એમ ક્યારેક માળા કરો માનસી કરો હું અક્ષર છું એમ પુરુષો તમે ઉપાસના કરો પણ વધારે વાર શું કહ્યું બ્રહ્મરૂપ થઈને કહો છતાં એ અક્ષરરૂપ થઈને ભજન કરવું એમનું મહત્વ ઘટી નથી જાતું અને હું ઘટાડવા માગતો પણ નથી પણ આ મેં તમને બે માત્રા બતાવી પ્રમાણ બતાવ્યું પુરુષોત્તમ ની ઉપાસના કરવી અને અક્ષરુપ થવા માટે અમે અક્ષરબ્રહ્મગુણાથી તાન સ્વામીને પધરાવ્યા છે કે એની સેવા કરે એની પૂજા કરે એની સર્વ રીતે આરતી આ બધું કરે તો એ અક્ષરુપ થાય બાકી ન થાય અક્ષરુપ થવા માટે અમે ગુણાતીતા અનુસાર પધરાનું પાંચમું વચરામૃત એમાં સરખી સેવાનું કયું છે એટલે આપણે પધરાવ્યા છે ગુણાતીતા અનુસાર એમાં સરખી સેવાનું કહી છે ઉપાસનાનું નથી કહ્યું અને એ પ્રગટ પ્રત્યક્ષ એનો જ મહિમા છે કોઈ એવા ભગવાન સંત એવા કોઈ હરિભક્ત ગ્રહસ્થ ગમે તે મળી જાય તો એને ભગવાનની જેમ સેવા એનું તો અનેક શાસ્ત્રોમાં વર્ણન છે અને એનો જ મહિમા કેવો છે ગયા પછી આપણે કરીએ તો એ વિધિના સેકન્ડ જે ફડાકો બોલે અધ્યાત્મનો વિધિના સેકન્ડ વિધિના મિનિટ વિધિના ડે વિધિના અવર એ પ્રગટ હોય ત્યારે જ થાય ત્યારે એમાં આ કીધું છે અત્યારે આપણે ગોપાળાની સાહેબો અત્યાર સેવા ક્યાં કરવા જાય મૂર્તિની ગમેની સેવા એમ તો શિવજી મહારાજની કરીએ છીએ પણ ફળાકો ન બોલે એ ફડાકાની વાત કરી શું કે સો જન્મની કસર આ જન્મમાં ટળી જાય ફળાકો બોલાવાની વાત કરી પ્રગટમાં જ બને એમ પ્રત્યક્ષ જયારે સંત હોય એવા હરિભક્ત હોય ભક્ત હોય એને ભગવાનની જેમ તમે સેવા કરો તો સો જન્મની વાસના કે કસર એક જન્મમાં ટળી જાય એનો મહિમા છે આ ઉપાસના મૂર્તિ રૂપે સેવા કરવાની એવું ક્યાં પ્રતિપાદન છે હું ધાતગોળ અપાવવા તો પ્રતિપાદન પ્રતિપાદન પ્રત્યક્ષ ને એની જ વાત છે શ્રીજી મહારાજને બોલતા તરત ફળાકો બોલતો કેમ પ્રત્યક્ષ છે જે જે ભાઈ એ વખતે અબજી બાપાને સેવી લીધા ગોપાળાનંદ સ્વામી સેવી લીધા ગુણાતિત સેવી લીધા પ્રત્યક્ષ ભગવાનની જેમ સેવા કરી બાલમુકંદ સ્વામી આગેરી એમણે અરે પ્રાગી ભગત જે પાયમાં આવી ભગવત બુદ્ધિથી ગુણાતીતાનંદ સ્વામીની એવી સેવા કરી એના ફડાકા છે પછી નથી થતું પછી તો જે થાય એ સૌ છે જે હોય એ પ્રમાણે ખડાકોને બોલે હડા તો એ પ્રચાર એ વર્તાળના પાંચમા વચનમાં એ છે કે આવા કોઈ સંત હરિભક્ત મળી જાય ને એનું ભગવાનની જેમ થાલ કરીને માડો એને એવી રીતે પાંચ પૈસાનો ખર્ચ કરો અને ભગવાનની સેમ સરખી ભગવાનની પરસાદીની મહાત્મી એમ તમે સેવા પ્રસાદીના મહાત્મ્યનું પણ લખ્યું છે એ પ્રસાદી એક કરીને સેવા કરો સો જન્મ નહીં કસરત વાત સાચી છે મળે પ્રગટ જ છે તો પ્રગટ અગ્નિને પામે તો કયા કયા અંધમાં પછી ટાઈટ રહે અને પછી અગ્નિ ની મૂર્તિ પ્રગટ અગ્નિ થાય કાગળ નો અગ્નિ દોરેલો એનાથી ન થાય હું શ્રીજી મહારાજ ને સેવે છે હાવ મૂર્તિ એમની સેવે છે હૌ ગોપાળાનંદ સાંઈન પૂજામાં રાખે છે ગુણાતીતા સાંક પૂજામાં રાખે છે ફડાકો બોલે પ્રગટના સેવાની વાત છે ઉપાસના વાત નથી પછી એવી વાત નથી મૂર્તિ પધરાવો પછી બ્રાહ્મણે તેમ કીધું કે એટલે માટે પધરાયા છે અને ભગવાન સ્વામિનારાયણ નો છે કઈ વાંધો નહીં તો એ બતાવો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા સત્સંગમાં એવા સર્ગ કર્યો તમે કીધું છે આ સિદ્ધ શબ્દ અને સિદ્ધાંત અમે આપ્યો છે તો ઓગણીસો છપ્પનમાં સોમવાદમાં શ્રીજી મહારાજ લો આવ્યા અને ઓગણીસો છપ્પનમાં એટલે અઢારસો છપ્પનમાં શ્રીજી મહારાજ લો આવ્યા અને ઓગણીસ વર્ષ પછી ઓગણીસો છપ્પનમાં સિદ્ધાંત સાગર ગ્રંથ લગાયો સો વર્ષ થયા પૂરા તો સો વર્ષ સુધી આ સંપ્રદાય મૂળ સંપ્રદાયમાં અક્ષરુપ થવા માટે વ્યવસ્થા શું હતી એ બતાવો શું હતી અક્ષરુપ આ અક્ષરુપ થઈને આ એના માટે અક્ષરુપ થવા માટે વ્યવસ્થા શું હતી ભગવાન સ્વામીનારાયણ શું કરી કોની મૂર્તિ પધરાવી તમે આને પધરાવજો અથવા તો સેવા કરજો અથવા આ સંતની સેવા કરજો એને જ્યાં સુધી નહીં પામો એને જ્યારે સેવા નહીં કરો ત્યાં સુધી તમે અક્ષરુપ નહીં થાવ અને ત્યાં સુધી મને તમે નહીં પામો તમે કોઈ રીતે પૂર્ણ પ્રાપ્તિ નહીં થાય એવું ક્યાં છે બતાવો તમે જાણવું છે ક્યાંય છે ક્યાંય નથી એટલે સો વર્ષમાં ક્યાંય વ્યવસ્થા નથી બેઠાતી અને એ શું કે છે આ શબ્દ સંયોજન આ ઉપાસના પ્રવર્તાવી કોને યજ્ઞ પુરુષ સ્વામી મતલબ કે ભગવાન સ્વામિનારાયણ નથી પ્રવર્ત આવીજી સ્વામી પ્રવર્તવી છે તમારો અક્ષર પુરુષોત્તમ ઉપાસના નો એ તમારો પ્રવર્ત છે મતલબ કે કપોલ કલ્પિત છે મનક છે તમારો કલ્પિત છે સ્વામિનારાયણ ભગવાનનો નથી આપેલો એ તો એના શબ્દોમાં ખરો પડે છે ક્યાંય સત્સંગમાં ક્યાંય દેખાતું નથી કે ભગવાન સ્વામી આવું કઈ કર્યું હોય કીધું હોય કોઈ ચરિત્ર આવતું નથી છતાં થોડી સ્પષ્ટતા કરતા ગોપાળાનંદ સ્વામી દર મહિને વડતાલ આવતા એટલે વડતાલથી જુનાગઢ આવતા ગુણાકીતાન સ્વામી હાજ છે ગોપાળાનંદ સ્વામી આવે છે એક મહિનો રોકાતા હતા સભામાં બેઠા છે ત્યાં અંતિ સાંભળજો સભામાં બેઠા છે ગુણા તેમી વગેરે સંતો બેઠા છે ભક્તો બેઠા છે સ્વામી આવ્યા છે એટલે ભાદરાથી પણ ડોસા ભક્ત રત્ના ભક્ત વશરામ સુથારી એ પણ ભક્તો દર્શન સમાગમ માટે આવ્યા છે સ્વામી રત્ના ભગત બધા ભાદરા સામે જોઈને બોલ્યા એ સિદ્ધાંત સાગર લખ્યું છે અને એમાં જે લખ્યું છે અક્ષર પુરુષોત્તાના અનેક ગ્રંથો લખાયેલું છે એમાંથી લઈને સમજાળાન સ્વામી જુનાગઢ ની ગુણાતીતાન સાય ની હાજરીમાં સર્વ હરિભક્તો ભાદ્રાનાંદ બધા બેઠા છે ને એમ સ્વામી કે છે કે ગુણાતીતાનંદ સ્વામી તો મૂળ અક્ષર છે એનો શું મહિમા કહીએ કોણ બોલે છે જુનાગઢમાં બોલે છે ગુણાતીતાન સાહેબ હાજરીમાં સિદ્ધાંત સાગર માં લખ્યું છે અને એ જ બેઠું અક્ષર પુરુષોત્તમ સંસ્થાઓના પ્રકાશિત પુસ્તકોમાં પણ લખ્યું છે કારણ કે એમાંથી સીધું લીધું છે ગોપાળાન છે કે ગુણાતિતતાન મૂળ અક્ષર છે હવે એને ક્યાં સુધી આપણે છુપું રાખશું અને અમે નહીં કેવડાવીએ તો કોણ કેવડાવશે એમનો મહિમા શ્રીજી મહારાજે ઘણી વખત મને કહ્યું છે ગુણાતીતાન છે મૂળ અક્ષર છે હવે ક્યાં સુધી છુપાવશું રત્ના ભગત શ્રીજી મહારાજ જયારે તમારે ગામ ભાદર આવ્યા ત્યારે તમને કઈ વાતો કરીને સ્મૃતિ છે તો મને એકદમ સાંભળે છે સ્વામી તો તમે સભામાં કયો પછી એમણે વાત કરી કે મૂળજી જયારે ઘેર હતા ગુણાતીતાન સાહેબ ત્યારે બધાને ઘેર જમવાના વારા કર્યા હતા એમાં મૂળજીને ઘેર એટલે ગુણાતીતાન સાહેબ ઘેર મૂળજી શેર જમવાનો વારો આવ્યો ત્યારે મૂળજી ના માથુ શ્રી થાળ કરેલો અને શ્રીજી મહારાજ જમવા પધાર્યા આ રત્ના ભગત જુનાગઢની સભામાં ગોપાલ સ્વામી ના કહેવાથી બોલે છે ત્યારે રત્ના ભગત કે અમે ડોસા ભગત વિશ્રામભાઈ સુથાર બધા સાથે હતા અને મહારાજ પધાર્યા થાળા બેઠા ત્યારે ડોસીમાં સાકરબા ઘેલા ઘેલા થઈ ગયા પણ મૂળજી ત્યારે હાજર નતા હું એમ કઉ કે કોઈને ગેર શ્રીજી મહારાજ હોય અને મૂળજી શર્મા હાજર ન હોય મૂળજી હાજર નથી રાખવામાં આવ્યા આ બધા ખેલ છે મૂળજી હાજર નતા અને પછી મહારાજે સાકરબાને મૂળજી મહિમા કહ્યું કે માં મૂળજીને તમે ઓળખો છો આ તો સ્વયં અક્ષર બ્રહ્મ છે અમારે રહેવાનું સાક્ષાત ધામ છે અને એ મૂળજી આ ટૂંકમાં કહું છું એ મૂળજી એ જ અમને યથાર્થ ઓળખે છે એનો મહિમા જાણો ત્યારે અમારો મહિમા જણાય અને એને ઓળખે અને ભજીન પછી અમારું ભજન કરે એ જ ખરો ભક્ત પૂરો ભક્ત કહેવાય બાકી મૂળજીને અક્ષરબ્રહ્મ તરીકે ન ઓળખે અને ભલે અમને ભજતો હોય તો એ ભક્ત કહેવાય વગેરે બોલું બીજું જે કયું છે એ બોલું ને તો બહુ લાંબુ થઈ જાય તમારા ખોપડા ખાટી જાય આ શ્રીજી મહારાજ સમજાવે પછી રત્ન ભગતે ઘણી વાત કરી પછી પાછું એમ કીધું કે બીજું કઈ બીજું કઈ ઘણી વાતો કરી પછી વસરામ સુરત કીડીઓનો ઉદ્ધાર કર્યો એ પ્રસંગ કયો પછી વસરામ સુરેજ ને પૂછેલું કે મહારાજ આવું આમ થયું તમને અક્ષરબ્રમ આ જે મૂળજી એની ઓળખાણ થઈ અને પછી અમારું ઉપાસના હોય મૂળજીને યથાર્થ ઓળખ્યા અમને યથાર્થ ઓળખ્યા તમે સંકલ્પ કર્યો તો કીડીઓ ચતુર્ભુજ થઈને વૈકુંઠ માં અને તમે મૂળજીને અક્ષરબ્રહ્મ તરીકે ઓળખ્યા અને આ સંકલ્પ કર્યો હો એવો કે અક્ષરધામમાં જાય તો બધી કીડી અક્ષરધામમાં વિધા સાધને પહોંચી જ એમાં શું મોટી વાત છે આ રત્ના ભગત બોલે છે વિશ્રામભ સુથાર પણ બેઠા છે ગોપાલ સાય ને હાજરીમાં કેવડાવે છે આ વાત કેવાય ગઈ પછી ગોપાલનાંદ બોલે છે સાંભળજો આ ગ્રંથમાં છે ગોપાલ કે મને શ્રીજી મહારાજે કહેલું કે આ ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે અને તમે તો એના કામદાર છો કામદારો છો આ ગુણાતીતાન સ્વામીની અનુવૃત્તિમાં રેજો જેમ મારી અનુવૃત્તિમાં રહો છો એમ આ ગુણાતિતતાનંદ સાય ની અનુવૃત્તિમાં રેજો કહેમ કરજો એટલે તો એક મહિનો દર વર્ષે સમાગમ કરવા ગુણાતીતાનંદ સાઈ પાસે આવું હવે કામદાર શબ્દ કઠણ પડે બી એપીએસ વાળાને લખો સમાજમાં ખળભળાટ મચી જાય એટલે મંદિરનો હાર પહેરવાનો થયો ત્યારે ગોપાલ હકીકતમાં ગોપાલ સાહેબ દર વર્ષે એક મહિનો મને કથા વાર્તા સંભળાવવા આવે તો હું જુનાગઢ નો સ્વીકારું આ પ્રસંગ છે લખાયેલો આપણા ગ્રંથોમાં અને અક્ષર વાળા એમ કીધું હાર પહેરવાનું થયો પછી જોગી રાખો અને પછી એમ કીધું મહારાજે ગુણાતીતાન પહેરાતિતભારી કાર હળવો શબ્દ થઈ ગયો આ ગોપાળાનું સાંઈક બોલાવે છે કારણ કે આ છે શ્રીજી મહારાજ થી મૂળજી છે અક્ષરબ્રહ્મ તરીકે છે પ્રસિદ્ધ એ એમને સાબિત કરવું છે એટલે આ લખાય છે સિદ્ધાંત સાગર માં પેલું લખાયું છે આ પ્રમાણે હું કહું કે આ વાત જુનાગઢ ના સભા મંડપમાં થઈ છે અને આવી ઘટના ભાદરામાં મૂળજીના માં સાથે બની છે એ સત્ય હકીકત હોય અને સ્વામી સહિત નારાયણ ભજન કરવું એ સત્ય હોય મૂળજી મહિમા જાણો ત્યારે તમે માને પૂરેપૂરો ભક્ત તમે ભક્ત થયા એવું સાચું હોય અને મૂળજીને આ રીતે સાકરબાને આવી રીતે મૂળજી નો અક્ષર બ્રહ્મ તરીકે મહિમા કહ્યું હોય અને હું એટલા માટે એક મહિનો સત્યની પરમ સત્યની માથે પરમ સત્ય હોય એટલું સત્ય હોય હે તો કરશનજી અદાએ જે સિદ્ધાંત સાગર ગ્રંથ લખ્યો અને પ્રથમ છાપ્યો એમાં પોતાનું નામ કેમ ન લખ્યું અને બનાવટી શ્યામજી વાસવજીના નામે શું કામ માણસ નામ છુપાવે તમે કેમ બોલતા નથી સાચું હોય તો નામ કેમ ન છુ કેમ છુપાવે તેનું નામ કેમ છુપાવ્યું ખોટું દિંડક છે તદ્દન અસત્ય વાત છે એટલે પોતે આ છુપાય ને લખ્યું કર્યા પરમ સત્ય હોય તો લખવા જુનાગઢ દેશો ક્યાં રઘુનાક્ષરબ્ર અને ગુણાતીતાન મહિમા કેતા હોય તો મને શું કામ વાંધો હું ગુણાતીતાન અક્ષરબ્રહ્મ છીએ એનો વિરોધ નથી કરી રહ્યો ઉપાસના ગોઠવાણી છે એનો વિરોધ કરું છું મને એમને અક્ષર બ્રહ્મ તરીકે માનવાનો ક્યાં કોઈ વિરોધ કરવું છે પરમ સત્ય જુનાગઢ વાળા સંતો બાલ દાસ ઘી કેળા મળી જાય તો ગ્રંથ છુપાવી શ્યામજી મગન લખે શ્યામજી કાનજી લખે તો કોક ગુજરાત આવે કે મારે નામે આ કોણ છે ઓલો આ કોર્ટમાં કેસ દાખલ કરે કે મારે નામે આ ગ્રંથ લખો મારે માથે માછલા ધો બધા એટલે શ્યામજી વાસવજી લખ્યું વાસુજી હોય જ નહીં ગોત્યા કોણ માંથી આવે કોણ કેસ કરવા આવે કોણ મળે ક્યાં ગામમાં મળે ઘણા વર્ષો પેલા ઝાપાવડ થી ગામ લખીને નામ લખીને મને એક પત્ર લખ્યો મળે નઈ હળવું મારે ક્યાંય ગોતવા જાવ સામીના સમતા ટીકા લખી હતી પણ આવું બનાવટ કોઈ ગામનું નામ લખીને મારા લખી નાખ્યું જુનાગઢમાં ગણતરીતા બેઠા હોય ગોપાલ સાહેબ બેઠા હોય તો હાજરીમાં કહેવાય છે ગોપાલ સાહેબ ખરેખર એક મહિનો સમાગમ કરવા આવતો તો લખવા વાંધો શું છે બીજું ગોપાલ આ વાત કરે છે ત્યાં બેઠા છે ને બરોબર એના પહેલા ઘણા વર્ષો પહેલાં શ્રીજી મહારાજ રહ્યા હતા ત્યારે ગુણાતિતતા છે કે મંદિર થઈ ગયું મહારાજ હું કથા વાર્તા કરું છું પણ અધિકમાં શ્રાવણ માસ આવે ત્યારે બ્રાહ્મણો આ ત્યાં નાગર બ્રાહ્મણો વિદ્વાનો પંડિતો ઘણા માટે કોઈ સંસ્કૃત શાસ્ત્રોમાં ભાગવદાધિક એવા કોઈ શાસ્ત્રોમાં કે સંસ્કૃત ગ્રંથોની કોઈ કથા કરે એવો કોઈ સંત તમને આપો મહારાજા ગોપાલન સાહેબ બેઠા એમને કહ્યું કે સ્વામી એવો હતો કે એક તો અમારા મંડળના વિશુદ્ધાત્માનંદ સ્વામી છે તો એને આપણે મોકલીએ પછી એમને મોકલા અને એ સંસ્કૃત ગ્રંથોની સરસ રીતે વિદ્વાન હતા વિશુધાત્માનંદ સ્વામી હ અને કથા કરતા બધા સાચો હતા તો જયારે ગોપાલ સાહેબ આ કીધું ત્યારે ત્યાં હાજર હતા જુનાગઢ નંદ સંત છે વિશુદ્ધાત્માનંદ સ્વામી વિદ્વાન છે તો ગુણા સ્વામી ધામમાં પધારી ગયા સમત ઓકળછો આઠ માં જુનાગઢ છોડી વડતાલ કેમ ભાઈ ગયા તમે નોંધાવી વાત હોય તો એ જતા શું કામ જાય પુરુષ સુકાનંદ સાહેબ મંડળમાં જઈ રહ્યા એક એક તમને સત્ય પુરાવા દેખાય છે સંશોધન કરીને કે એ વખતે સાંભળીને બાલમુકુદાસજી સ્વામી જેવા મોટા મોટા સંતો એમણે આ લખી કેમ નહીં વાત જુનાગઢ ની આવી કેમ નહીં ખરડાઓમાં જૂના લેખો કે આવ્યું કેમ નહી અને આપણે ધર્મવલ્ શાસ્ત્રીજી એમને આદર્શ ભક્તગાતા લખી બ્રહ્મનિષ્ઠ સંતો લખ્યા વિદ્વાન હતા શાસ્ત્રી અને જુનાગઢની લાયબ્રેરીના હાથમાં હતી તો એમણે આ ખાંખો કરીને એના હાથમાં કેમ કઈ ન આવ્યું જુનાગઢ પ્રદેશમાંથી ન આવી ગોવાન રત્ના ભગત બોલે છે ને એ રત્ના ભગત ભાદરાના એમાં ઉલ્લેખ કર્યો છે કે રઘુનાથ ને રાઘવજી સોની ની માને તેડવા ગયા ત્યારે શું હતું વાતો છે ધર્મ સિદ્ધાંત રત્ના ભગત ભાદરા વાળા પોતે તો એ કેમ રત્ના ભગત ગુણાદિત બદલ્યા ગોપાલ સામે સાથે જોડાઈ ગયા એ તો વળતા રતા ગુણાતા જુનાગઢ જાતા વિશેષપણે તો ગોપાલ પછી સાધુ થયા વિજ્ઞાન દાસજી નામ પાડ્યુંરામાં મોક્ષ કર્યો આ બધી કથા તો ગોપાલનંદ સ્વામી ની છે તો એ કેમ ત્યાં ભાઈ આગ્યા અને એમના ગ્રંથોમાં જે વિજ્ઞાન લખાય છે એ અન્ય છે જુદા છે કારણ કે એને ઓગણીસો સંસ્કૃત એ ભણે નહીં અને એને ઉંમર થયો શ્રીજી મહારાજ આવ્યા ત્યારે ઉંમર મોટી હતી ભાદરા પધારે સંવત અઢારસો માં ત્યારે તે હારે ફરતા મૂળજી નાના હતા અને આ જે વિજ્ઞાન દાજી એટલે કઉ ને એને ભણવાની આજ્ઞા કરી સંવત ઓગણીસો આડત્રીસ માં આ રત્નો ભગત ભાદરા જે હતા એ વિજ્ઞાન આ ભણે નહીં ભણાવીને કાળા અક્ષાડે માર્યા એને ઉગમનો હાથમ આકાશ પાતાળ નું બાપે માર્યા વેર જેવું કેવાય અને એમણે જે લખે છે એ જુદા છે અને એને તો પછી છેક છેલ્લે છપ્પયા બદલી થઈ છે સંવત ઓગણીસો એકાવન માં છપૈયા દેહ મૂક્યો છે સંવત ઓગણીસો માં કઈ મેજ્ઞાન ગોપાલ સાય સાથે રહ્યા છે બધું જૂઠ તમને ખુલ્લું પડે છે નિષ્ફળાનંદ સ્વામી સાડા ત્રણ ગાઉ ચાલી ને સાડા ત્રણ ગાઉ મૂળજી ચાલી અને એક જગ્યાએ ભેળા થતા શેખપાટ અને ભાદરાની વચ્ચે ત્યાં કે સ્મૃતિ પણ છે ત્યાં બે વાતો કરતા આટલું બધું હોય તો નિષ્ફળાન સ્વામી કેમ ઓળખ્યા ને મૂળજી અક્ષર બ્રહ્મ છે ને ભાદરામાં કે શેખપાટમાં મહારાજ આવ્યા ત્યારે મૂળજી ઓળખાયા કેમ નહીં બધાને મારાજ ઓળખાવાનો તાન છે તો કવિ છે અને જન્મજાતમક છે અને એને બહુ ગોઠડી હતી બે બચપણથી હતી અને મહારાજ એને કેમ ઓળખાય કારણ કે તો સાહિત્યકાર છે અને એને જેટલા પરચાઓ વીણી વીણી લખ્યા છે એમાં કઈ આ તો લખ્યું નથી કે ગુણાતી ઉલટાણ ગોપાળા સાયબ આખું પ્રકરણ લખ્યું અક્ષર બેતાલીસ જેના હજી પાઠ થાય છે અને એમને કેમ ના લખી ગળે ઉતરસ કઈ વાત જો નહીં ગમે તો હું એના માટે નથી બોલતો હું માટે બોલું છું મારી ઉંમર થઈ છે અને તમે એમ માનતા નહીં કે કોઈ વિદ્વાન માણસની જેમાં કોરે કોરું બોલે છે હું બધું નહીં ચોખ્ખું કહું પણ અનુભવથી બોલું છું મારી વાતો ફોફા માનતા નહીં મારા કંઈક અનુભવમાં છે હું બધું કહેતો નથી ગોપાલનંદ સ્વામી સંતાવર્તન થયું નથી એ સ્વામી ધામમાં ગયા પછી થયું છે એટલે આખો પ્રશ્ન ખોટો પડે છે ક્યાં ગોપાલ સ્વામી હાજરી માં બધું થયું તે બધું ખોટું પડે પ્રવર્તન જ સંમત ઓગણીસો આઠ સ્વામીધામમાં ગયા પછી થયું છે બે સંવત ઓગણીસો દસ પછી આ તમે સાલવાઈ અધ્યયન કરીને કહું છું એમના જ ગ્રંથો અધ્યન કરીને કહું છું સંમત ઓગણીસો પછી આ પ્રવર્તન થયું છે સ્વામી ધામમાં જતરે બે વર્ષ થઈ ગયા છે નિત્યાનુ સાંજ જતા રહ્યા છે બહુ કડક હતા ગોપાલ સાહેબ બોલે નહીં પણ આ મૂકે નહીં એ સંવત ઓગણીસો માં ધામમાં જતા સ્વામી ગુણા ગોપાલ સાહેબ પેલા પાંચ મહિને માર માં ગયા છે ગોપાલ મેં તમને પેલા કીધું કોરું નથી બોલતો હું કંઈક અનુભવ લઈને બેઠો છું અને પુરુષોત્તમના બળ બોલું છું મને ખાલી કોરો વિદ્વાન માની એમ તમને છૂટી ના પડતા હું એના બળ બોલું છું પ્રવૃતિ શરૂ થઈ તમને આ ખોટું લાગતું હોય એમના જ ગ્રંથોનું પ્રમાણ આપું સૂણો અક્ષર ની મોટાઈ રે એ નામનું એમનું પુસ્તક એમના પેજ નંબર સિક્સ એટ અઠ માં પેજ ઉપર પ્રસંગ લખ્યો છે અને માનવ ભગત પાસે બેઠા ભગત ગુણા વિરોધ હતો એને એમની પાસે યજ્ઞ બેઠા હતા અને કથા વાર્તા કરતા હતા આવો પ્રસંગને ટૂંકાવીને કહું છું પણ મહત્વના શબ્દો એના જ લઉં છું લાંબુ કરવા બહુ ટાઈમ નથી ત્યારે માનવગતે એમ કહ્યું કે ગોપાલનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે મહામુક્ત છે જાણીતું હોય તો તમે આ શિક્ષાપત્રી ઉપાડીને સોગંદ ખાઈ ને કે આ વાત હતી એને શિક્ષાપત્રી ઉપાડી નઈ મારા બગતે પછી આ લખે છે એનો અર્થ શું થયો કે ગોપાલ એ લખે છે એમાં કે ગોપાલન સ્વામી હયાત હતા ત્યાં સુધી અક્ષરબ્રમ ની પ્રવૃત્તિ પ્રવર્તન જ નહોતું એનો સંદર્ભ જુદો તારો છે પણ એમાં લખ્યું છે આ તો જેમ જેમ ગુણાતીતા અક્ષરબ્રમ છે એનું જેમ પ્રવર્તન થતું ગયું એમ પછી ગઢડા વાળા વડતાલ કે આપણે ગોપાલન સામે અક્ષરબ્રમ ઠેરાવો એટલે આ બધું શરૂ થયું છે એના શબ્દો છે હા મેં જોયું કે અક્ષરભર થવા માટે કોઈ વ્યવસ્થા મૂળ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતમાં એમાં ક્યાંય નથી બરાબર ને તો વ્યવસ્થા શું હતી પ્રથમ ના એકવીસ માં કયું દેહ ઇન્દ્રિજો અંતકરણ દેવતા એ વગેરેથી પોતાના સ્વરૂપને જુદું જાણીને સમજીને જે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ચિંતવન કરે અને પોતાના ભક્તિ કરે એવો જ એકાંતિક ભક્ત જયારે દેહને મૂકે છે ત્યારે દેહ મૂકીને સર્વ માયાના ભાવથી રહી થઈને અરચી માર્ગે કરીને એટલે તત્કાળ તેજના માર્ગેથી ભગવાન પુરુષોત્તમના ધામ અક્ષરધામને પામે છે અક્ષરધામને પામવાની વાત કરે છે અને પછી શબ્દ મહત્વનો છે આવો ભક્ત દેહ ને મૂકીને માયાના સર્વ ભાવથી મુક્ત થઈને કર્યું છે શું જો એટલું જો આમાં કીધું એટલું સર્વ માયાના ભાવથી મુક્ત થઈને અરચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામ ને પામે છે અને અક્ષરધામને પામો એવો જે ભક્ત તે અક્ષર ના સાધન્યપણાને પામે છે અક્ષર ના સાધર્ય પામવા માટે શું કીધું સ્વામીનારાયણ હતી મધ્યના એકત્રીસ માં આવ્યું છે કે જયારે બ્રહ્મ બહુ શંકર અને દેહ ઇન્દ્રિય સંબંધ થયો છે મધ્ય નું એકત્રીસ માં તો જેમ એવી રીતે મારું સ્વરૂપ માયાતી પર જે બ્રહ્મ તે છે એવું બ્રહ્મ નો મનન સતત કરે ત્યારે બ્રહ્મનો ગુણ જીવમાં આવે આ વાતની એ લોકો પકડી લેશે અહીંયા અક્ષર બ્રહ્મ પણ જો એ બ્રહ્મ છે ને બ્રહ્મ અર્થ છે વ્યાપક વિશા અને એ ભ્રમ સર્વત્ર વ્યાપક નિરાકર અક્ષર ભ્રમ આમ ધ્યાનમાં બેસી ત્રણ ગુણ ત્રણ પરથી બધાથી પર થઈ દેહિંદ્રિય અંતર ત્રણ ગુણ ત્રણ અવસ્થા બધાથી પર થઈ અને પોતાના આત્માને પ્રકાશમાં ધારી એને જ અક્ષરધામ માની અને અક્ષરબ્રમ જે નિર્ગુણ નિરાકાર નિરંજન એમાં કોઈ માહની ઉપાધિ નથી કોઈ પ્રકૃતિ પ્રકૃતિનું કાર્ય બધું કશું નથી નિર્ગુણ નિરાકાર એવું જે ચૈતન્ય અક્ષરબ્રમ એની સાથે પોતાના આત્માને જોડી અને એ પછી અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ઉપાસના કરે એ અક્ષરના સાધન નિમગ્ન રહ્યો નિર્મિક સ્થિતિવાળો થયો આ વ્યવસ્થા હતી માંડણ ભગત કેવા હતા આ મહારાજ આ રીતે જોઈ એને કઈ ગુણાકીને ઓળખતા નથી એનું એ ધ્યાન નથી કરતા એ કોણ અક્ષર બ્રહ્મ છે એની પિંજર એને ખબર નથી અને જાણતા હોય આ બધી વાત કદાચ હોય હાલતું હોય છે કે નહીં હાલતું મારો રામ જાણે વ્યવસ્થા એ વખતે એ સાલવાજ મેં જોઈ નથી જોવું તો પાછું પોતી કાઢવું હવે આનંદ સ્વામીને મારે દર્શન દઈને કીધું કે માંડણ ભગત તમે સમાગમ કરી લેજો માંડણ ભગત એનો તમે સમાગમ કરી લેજો આનંદ સ્વામી અને માંડણ ભગત એ ક્યાં ગુણાતી ઉપના કરવા ગયો આખું મંદિર સ્વાગ જગજીવન કરવા માટે તેજ ના બિંબ પ્રગટ્યો એ ક્યાં અક્ષર બ્રહ્મ નું મૂર્તિ ઉપાસના કરવા ગયો શંખ કરવા ગયો હતો આનંદ સ્વામી કીધું શંક એનો જલ્દી તમે સમાગમ કરી લેજો અને મહારાજ અદ્રશ્ય થઈ ગયા અને થઈ ગયું થોડું મંદિરનું દસ પંદર દિવસનું કામ છે એ બધું પૂરું કરી અને પછી નિરાય માંડણ ભગત નું સમાગમ કરું બીજી વાર મારા સાહેબ અઠવાડિયું થયું ત્યાં આનંદ સ્વામી તમે માંડણ ભગત સમાગમ કરજો હા મહારાજ જરૂર જરૂર મને યાદ જ છે મહારાજ અદ્રશ્ય થઈ ગયા પણ કે હવે આઠ દસ દિવસનું મંદિરનું આ બધું કામ છે જેતલપુરનું એવું પૂરું કરી પછી નિરા માંડણ ભગત સમાગમ કરું ત્રીજે ચોથે દિવસે માંડણ ભગત ધામ આનંદ સાહેબ માથું પછાડે મારે તો એમ એમાં આગળ નથી જવું પણ એ માંડણ ભગત કેવો કેવો એ ક્યાં અક્ષર બને ઉપાસના કરતો એ આપણે સંત દાજી એટલે સાગરમાં હમીરસરોમાં ડૂબકી મારે બદ્રીકા આશ્રમમાં નીકળે સચ્ચિદાનંદ સાહેબ ઘરમાં પૂરી દે ત્યાંથી તાળામાંથી નીકળીને બહાર નીકળી જાય એટલે ડોસો થાય જેતલપુર ક્યાંથી ક્યાંય નીકળી જાય એ તો કથા અચરચકારી માં નિષ્ફળ સાહેબ ત્યાં લખી છે જેતરપુર જતો હાઠી હુડતો કોદાળી લઈને એ ભરવાડ એટલે મુસલમાન પ્રભુ જીવુબા લખ્યું છે નિષ્ફળ સાહેબ સો સો ગાં એટલે એટલે ચારસો કિલોમીટર થયું જીવુબાની નિરાવરણ દ્રષ્ટિ હતી શ્રીજી મહારાજે સોગાઉ ઉપર લીલા કરતા હોય આપડે કરિયાણા ના મીણબાઈ એ લટુરિયો બા પર્વતભાઈ એ ગોવર્ધનભાઈ એ વ્યાપકરણ સ્વામી કેટલા ગણાવું કઈ રીતે બ્રહ્મરૂપ અક્ષર રૂપના અક્ષરના સાધરમાં પણ ભગવાનની મૂર્તિની ઉપાસના વગર અક્ષર અને બ્રહ્મ દેખાય એવો અમે કોઈ દીઠો નથી એ તો આકાશ ચાટવા જેવી વાત છે એ ખારો ખાટો થી સ્વાદ આવે નહીં પુરુષોત્તમ ભગવાનના ધ્યાન ઉપાસના કરીને અક્ષર બ્રહ્મ ફળા દેખાય છે એમાં લખ્યું આ સ્વામિનારાયણ નો આ સિદ્ધાંત છે તમે કહો છો કે આ સ્વામિનારાયણ અક્ષરપુર સત્તો સિદ્ધાંત છે અને આ સો વર્ષ પછી આવો સિદ્ધાંત પ્રગટ્યો તો તમે એ બતાવો કેટલા નિરાવરણ થયા કેટલા નિરાવરણ દેહવાળા થયા કેટલા આવા થઈ ગયા કોણ હરમેશરો પડ્યા ને ક્યાંથી નીકળી ગયા જેતરપુરના તળાવમાં અને વર્તા ગોમતીમાં નીકળે એકાદું બતાવો તમને હસુ આવે તો મને હરિકૃતા બે ચરણની આજ ઉપાસના છે એ છોકલા વાળાની એક અમ્યાદિત બ્રહ્મા ન કોઈ સમાન ન કોઈ એના ઉપર એના ઉપાસ એક મૂર્તિના ઉપાસ કરીને આ ફળા છેતરપિંડી છે આ બધું લોકોને મૂર્ખ બનાવવાની વાત છે પણ એ ચાલ જુઓ તમે કે અને એ અક્ષરબ્રહ્મ જે છે ગુણાતીતાનંદ સ્વામી એ પરંપરાથી બ્રહ્મરૂપ બ્રહ્મ સ્વરૂપ સંતમાં એકમાં જ પ્રગટ રહ્યા છે આખા બ્રહ્માંડમાં પછી ક્યાંય ન હોય એની ગાદી જે આવે ને લગ્નપુરજી સ્વામી પછી ભગતજી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા પછી યોગેજી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા પછી અત્યારે મોહન સ્વામી દ્વારા પ્રગટ એક જ વ્યક્તિમાં રે પ્રગટ બીજે ન રહી એટલે એવું પણ કીધું યોગેજી મહારાજ કીધું યોગજી મહારાજ કીધું તમે માનું કોઈ વેદ વેદાંત ઉપનિષદ તમે બતાવો કે એક જ વ્યક્તિમાં અક્ષરબંધ પ્રગટ રહેતું હોય પરંપરાથી રહેતું હોય તો બતાવો ઉપનિષદ માં વેદ કાળમાં સાહિત્યમાં પછી આપણા સત્સંગમાં અનેક અક્ષરરૂપ થઈ ગયા છે ઋષિ મુનિઓ કેટલા થઈ ગયા છે ભ્રમરૂપ થઈ ગયા છે અક્ષરૃપ થઈ ગયા ની કથાઓ બધી બધી કથાઓ ઉપનિષદોમાં ભરે રહી પડી છે તો એ ક્યાંય એકમાં પ્રગટ થયું અનેક માં અક્ષરબંધ પ્રગટ થયું અને આપણા એ મૂળ સંપ્રદાયમાં એ વખતે પછી અનેક માં અક્ષર બ્રહ્મ જેવા બધા થઈ ગયા અક્ષર ભાવને પામી ગયા છાત્ર મેં પણ પામ્યા તો એકમા પ્રગટ ગઈ પણ એમને કરવું પડ્યું માફ કરજો બી સંસ્થા વાળા મને પણ એનું કારણ એ હતું કે એમાંથી ફાટા પીડ્યા તો પછી બોલે અક્ષર વિહારી સામી દેવાય કે હું પ્રગટ અક્ષર બ્રહ્મ છું તો અક્ષર બ્રહ્મ પ્રધામ પ્રગટ થાય તો પછી આ રે નહી એટલે કરવું પીડ્યું અને બીજું એ તમને મળો એટલે શું અહીંયા આવો તો તમારી આત્યંતિકી મુક્તિ થાય બાકી ન થાય ત્યાં લોકોને ભૂલા પાડીને ત્યાં ભેળવવા માટેની આ વાત છે કે તમારે અહીંયા જ આવવું પડશે મૂળ સંપ્રદાય મૂળ સંપ્રદાય કરનારા એ જયારે અહીંયા આવે ત્યારે અક્ષર બ્રહ્મરૂપ સંતને મળે ત્યાર પછી જ પુરુષો તમને પામે આત્યંતિક મુક્તિ પામે આ ક્રિશ્ચિનિટી નથી કેતા તમે આ માનો પછી જ તમે ગતિ પામો ત્યાં સુધી ન પામો વાય એમ ન ક્રિશ્ચિયન એ બધા ગ્રંથો એટલે જ લખાયા છે એમને મળો તો જ થાય એટલા માટે આ ભરમાવવા માટે ગ્રંથ અર્થ અવળા કરી જીવ બહુ ભરમાવી નિષ્ફળ સામે નવમુખ ભક્ત ચિંતા અને સાહેબ એમ ઉઠ્યું એમાં પ્રગટ રહે છે તે એટલી હદ સુધી ચલાવે છે કે પ્રમુખ સ્વામી હતા ત્યારે એમનું ધ્યાન કરાવતા અને એમની માનસી પૂજા કરાવતા પાંચે આજે મહંત સ્વામી નું કરાવે છે આ બધી વાતો અક્ષર પ્રશાંત વાળા તો ખરા થઈ જાય પણ જે હકીકત છે એ બોલું છું ને તમારા માટે નથી બોલતો એક તો હું માટે બોલું છું અને મૂળ સંપ્રદાય ના સિદ્ધાંત સ્થાપન માટે બોલું છું ધ્યાન કરાવે કોનું આમખ અત્યારે એમાં એમને સામે કોઈ ને કોઈ ક્યારેક પ્રશ્નો કરતા જ હોય સાધુ નું ધ્યાન થોડું કરાય તો એ શું તે જોઈએ અક્ષર પુરુષોત્તમ ઉપાસના પુસ્તક છે એમાં લખે છે બીજી લખેલું છે કે ના ના અમે સાધુ નું ધ્યાન નથી કરતા પુરુષોત્તમ કરીએ છીએ વાંચો એમાં મહારાજે કીધું કે પુરુષ દ્વારા ભગવાન પુરુષોત્તમ પુરુષ થઈને માયા વિશે વીર્ય ધરે છે પછી એમાંથી પ્રધાન પુરુષો થાય છે પછી મહત્વ એ થાય છે પછી બ્રહ્મા એ બ્રહ્મા રૂપ થાય છે પછી નારદ સંકાદિક રૂપે વર્તે છે તો પુરુષોત્તમ ભગવાન એમાં પ્રવેશ કરીને જે તે આ બધા થયા એમાં પ્રવેશ કરીને તે બધાનો તેજ પ્રકાશ સામર્થ્ય ઢાંકીને પોતાનું પ્રગટ કરે છે અને પુરુષોત્તમ રૂપે જ રહે છે માયામાં પ્રવેશ કરે તો માયાને પણ એ બ્રહ્મ કરી દે છે એમ આ બધામાં પોતે પુરુષોત્તમ પ્રગટ થઈ પ્રવેશ કરી એના ગુણને ઢાંકી અને પુરુષોત્તમ પોતાના ગુણને પ્રગટ કરે છે એમ આવા સંતમાં પ્રવેશ કરીને પુરુષોત્તમ પોતે જ પ્રગટ રૂપ રહે છે માટે ધ્યાન કરીએ પંચાણ સાતમા વચરાતમાં કયું છે એમાં કયું છે એટલે અમે કરીએ છીએ પુરુષોત્તમ રૂપ છે આ બ્રહ્મસ્વરૂપ સંત હવે એમાં તો સૃષ્ટિના પ્રકરણ વાત છે મહારાજે કીધું કે આવી રીતે પુરુષોત્તમ પોતે જ એ રૂપે વર્તે છે એના તેજ પ્રકાશને સામર્થ્યને ઢાંકીને બ્રહ્મા સુધી સુધી કીધું ઢાંકીને પોતે જ પ્રગટ વર્તે છે પોતાનો પ્રકાશ પ્રગટ કરે છે ઢાકીને અગ્નિશ પ્રવેશ થાય તો પોતાનો તેજ અને પ્રકાશ પ્રગટ કરે છે તેવી રીતે પુરુષોત્તમ વર્તે છે એટલે અમે એ પ્રમાણે આમનું ધ્યાન કરીએ પુરુષોત્તમ રૂપ પ્રગટ રૂપી બિરાજે છે એટલે ધ્યાન કરીએ છીએ હવે આને શું કેવું ભગવાન સ્વામી રૂપે પ્રગટ છે પંચાણ સાત પ્રમાણે એટલે હું ધૂઢ સાચી વાત છે ગોપાલંદ સ્વામી વડોદરા હતા ત્યારે પંડિતો એમની પાસે આવ્યા અને એમને ઉધરા લીધા ગોપાલંદ કે તમે સાધુ છો કોણ છો આ શું બધા ચમત્કાર આ બધું કરો છો ઢોંગી દંભી હોય ને એ ઢોંગી હોય એ આવા પરચા ચમત્કાર કરે સાધુ તો ભજન કરે અને તમે શું ઢોંગ ચલાવો સાધુ આવું કરે સાધુ તો ભજન કરે ગોપાળાને સ્વામી કે આ સિદ્ધિઓ જે છે સિદ્ધિઓ અષ્ટા સિદ્ધિઓને બધી નવું એ અષ્ટા સિદ્ધિ એ વાત સાચી કે ખોટી સિદ્ધિઓ તો સાચી વાત જ છે એ સિદ્ધિઓ કહેવાય કોની એ તો ભગવાનની સિદ્ધિઓ કહેવાય ભગવાન સિદ્ધિઓ વાપરી શકે આજે બને ઓછી પ્રસંગો સિદ્ધિઓ વાપરી શકે તો એની છે તો વાપરી શકે ને તો સાંભળો પંડિતો મારા જીવનમાં અત્યાર સુધી પછી જેટલા પરચા ચમત્કાર કર્યા અને પછી કરવું એ જો મેં કર્યા હોય તો દુનિયામાં જેટલું પાપ થાય એટલું મારી માથે આવે આ બધા પરચા ચમત્કાર ભગવાન સ્વામી નારાયણ મારા દ્વારા કરાવે છે આમ જો કરાતું હોય તો શું કામ ન કરાવે આવા કોણ પરચા બતાવી શકશે આજે કે તે દે પછી પુરુષો તમને વાત કરો તો ધ્યાન કરીએ હાલો એને કરાવ્યું નથી અરે સ્વયં ગુણાતીતાનંદ છે જેમ અક્ષર બ્રહ્મ છે ઇતિહાસ છે એક દોરો એમણે આજ્ઞા લોપી નથી પુરુષોત્તમનું ધ્યાન કરાવ્યું છે પુરુષોત્તમ સ્વામિનારાયણ જ ઓળખાય છે એને એનું ધ્યાન નથી એમાં તો ને પોતે મૂર્તિમાનજી ને ગણું એ જ હતા એમાં તો કઈ પાણી નાખવાની જરૂર જ નહોતી એને નથી કરેલું અરે મહાપુર્યુનાગઢ પોતાના હાથ થી અઢાર પ્રસંગો લખ્યા છે એમના પુસ્તકમાં પેલા લખ્યા છાઇપા છે એમાં મારે આગળ થોડી ભૂલ બોલવામાં ભૂલ થઈ ગઈ પંદરમો પ્રસંગ નહીં પણ ચૌદ પ્રસંગમાં આ હાથે લખેલા અઢારમાંથી ચૌદ માં પ્રસંગમાં રામજી જોશી અને મેં ત્યાં કઈ સંભળતાલ કેવું બોલ્યો છું પણ સુરત ગયા તા ત્યાં પ્રશ્ન પૂછે છે રામજી જોશી ભાયાવદનમાં જે મહાપુરસ સ્વામી થશે એ કે સ્વામી તમને મારો તમારું ઐશ્વર્ય મને કહો ને પછી બધું ફાનસમાં દીવો દેખે એમ એ પૂરી વાત થઈ ને ત્યારે પછી રામજી જોશી તરત કહે છે સ્વામી દયા કરી મને અખંડ શ્રીજી મહારાજી મૂર્તિ દેખાય અને પંચ વિશેષ ઝેર જેવા થઈ જાય એવા આશીર્વાદ આપો ને જો રામજી મૂર્તિ તને અત્યારથી જ અખંડ દેખાય અને બોલ્યા ત્યાં દેખાણી અખંડ તને શ્રીજી મહારાજ મૂર્તિ તને દેખાડશે પંચ વિશે ધીમે ધીમે ઝેર થઈ જાય છે થોડે લુગડ્યા હતા સાધુ નોતા ત્યાં અને ગોપાળાને સ્વામી અખંડ મૂર્તિ દેખાડી આવા સમર્થ હતા મહાપુરદાસ સ્વામી કે અખંડ મૂર્તિ દેખાતી ગોપાળી વચન થયા થોડે લુગડે એ મહાપુરદાસ પોતે સાધુ થયા પછી અને ટૂંકમાં જ પછી પોતે સમાધિ કરાવી શકતા બીજાને પોતે ધારે સમાધિ કરતા બીજાને સમાધિ કરતા પણ હતા છતાં એનું ધ્યાન નથી કરાયું ધ્યાન તો સ્વામિનારાયણ નું છે એમણે કોઈ પંચાળાના હાથમાં નો નથી કર્યો કહું છું વીરદ વા જ્ઞાનજીવન દાદી સામે દોઢસો વર્ષો હરિકૃષ્ણ મહારાજ નો પાટોત્સવ આવ્યો ને ત્યારે મારી દીક્ષા થઈ સાધુની વડતાલમાં એ મારી દીક્ષા તિથિ વર્તાલ હરિકૃષ્ણ મારા દોઢસો વર્ષના ઉત્સવમાં ત્યાર પછી નવા જ ભગવા પહેર્યા કપડાં પહેર્યા હતા અને આકડેઠાઠ સભા મઠમાં સભા ભરા બેઠી હતી પગતિયા પાસે જ્યાં ચડીયા આ બાજુના ઓફિસ બાજુના પગત્યા થાંભલો ત્યાં હું નવો સાધુ હાવ હજી અને ત્યાં બેસી ગયો હતો અને સભા ચાલતી હતી એ વખતે મારી બાજુમાંથી ખુરશીમાં બેસાડીને સ્વામી ને વૃદ્ધ ઉંમરે આ ઉત્સવમાં લાવવામાં આવ્યા હતા હું તો ઓળખું નહીં મારી બાજુમાં એ બહુ ભાવવાળા ડોસા બેઠા હતા એ મારો તો સાધુ થયેલો મહિમાથી વારે વારે મારા પગની રજ લે મને પગ દબાવે નામ આમ કરે અને મને કીધું જો સાધુ આ વિરસદ વાળા જ્ઞાનજી છે મહાસર્થ પુરુષ છે ભગવાન ઐશ્વર્યો વાર્યા છે છતાંય પૂજા તો સાધુ આ જાણવા જેવું મને ડોહારી વાત કરી અત્ય અને મારી બાજુમાંથી આ ત્યારે દર્શન કર્યા છે નામસા વિરસદ વાળા આજે હું મારું તો ગદગદ થઈ જાઉં એ વિરસદ વાળા સ્વામી જ્ઞાન મહાએશ્વરી કાકુજીભાઈ એના વડવાઓમાં નરોહરભાઈ એ શ્રીજી મહારાજ ને પ્રથમ ઉત્તર સંડામાં લાવેલા નિષ્ફળાંત ભક્ત એનું નામ લખ્યું છે એ કાકુજીભાઈ કોઠારી હતા જ્ઞાન જીવનદાજી સ્વામી વીરસદવાળા ત્યારે ત્યાં હતા અને કથા વાર્તા સુખ આપતા તો કાકુજીભાઈ ને થયું કે અમારો કુટુંબી ભાઈ છે સનાભાઈ એ જરાખોર છેદગુણ શીખતો નથી ભગવાનની વાતમાં કઈ સમજતો નથી હું અહીંયા લાવું સ્વામી પધાર્યા છે જો કઈ કથા વાર્તા સાંભળે ને થાય ને સ્વામીમાં એ થાય તો જીવ અને આ બધી રોજ ને રોજ કોઈ ને ધમાલ ઝઘડા ચાલતા જ હોય છે એ સારું થાય તેમને સમજાવી પટાવીને સ્વામી પાસે સાંજે સાંજે ઉત્તર સંદા મંદિર માં લાવવા માંડ્યા એટલે અમને વાતો સારી લાગી વાળા જ્ઞાન સ્વામી એટલે એ કથા ચાલે આવે ગમે તો એક દિવસ રાતે આમ કથા ચાલતી હતી ત્યાં એક માણસ તોડતો આવ્યો એમનો માણસ શનાભાઈ નો અને એમણે કીધું બાપા આપડો પચાસ મણ બાજરી કાપીને જે ઓઘો કર્યો હતો ને એ વિરોધી સળગાવી દીધો છે પૂળા સાથે ઘાસ સાથે પચાસ મણ બાજરી બાજરો સળગીને રાખ થઈ ગયો છે આનો મગજ આમ સભા હતી બોલ્યા નહીં પણ આમ મનમાં બે ગયા એને એને ખબર હતી કે કોઈને સળગાવ્યું છે આ જેને મનમાં બોલે છે મનમાં મનમાં આ જેને સળગાવ્યું છે એનું બધું જ્યારે હું સળગાવી દઉં ને ત્યારે મને શાંતિ થાય હવે સંકલ્પ કર્યો જ્ઞાન સ્વામી વીરસદ વાળા હતા એને ગયા અનંતરિયા પણ જાણી ગયા એને કીધું એ શના એવું કરતો નહીં આ સાધો જોજ્યો પેલા એવું કરતો નહિ અને જીવો એમાં હોય નાના મોટા બધા જીવ જંતુઓ આગ લગાડે બળીને ભસ્મત થઈ જાય તો બ્રહ્માંડ પાપ બળ સળગાવ્યા જીવો માર્યાનું પાપ લાગે અનેક જન્મ ધરીશતો આ તા એ કર્મ થી છૂટાશે નહીં માટે તો આવું કર્મ કરતો નહિ એટલે શાંત થઈ ગયા અંતર્યામી શાંત સભા પૂરી થઈ બધું પતિ ત્યારે શાંત થઈ ગયા સનાભાઈ પણ પછી મગજ એવું રહ્યું નહીં મન એ રહ્યું નહી બાર વાગે દિવાસળી દઉં હળગાવી દઉં થોડા કાગળ કચરો પૂંજો બધું ભેડો કરી આમ દિવાસળી કરી આમ મૂકવા જાય ને ત્યાં જ્ઞાન સ્વામી વીરસદવાળા ઉભા હાથ પકડી લીધું એટલે મેં તને ના પાડી છે તું હળતો આવું કરતો નઈ તોય કરવા બેઠો છો આ પાપ ત્યારે તું ચારે છોટી પડી ગઈ ઓલવાઈ ગઈ અને આમ પગે લાગવામી અંધારું છે અવાજ ન દોડતા મંદિર આવ્યા સ્વામી હોતા આવા વિરસદ જ્ઞાન સ્વામી એને ધ્યાન નથી કરાવ્યું આ તો આપણી ત્યારની વાત છે હું જોઉં છું ત્યારની વાત છે આ એટલે સાધુ નું ધ્યાન ન કરાય એ શ્રીજી મહારાજ નો સિદ્ધાંત છે જો હરિચરિત્રામુર સાગર પુર સત્તર તરંગ બ્યાસી ત્યાંશી ચોરાશી મેં શ્રીજી મહારાજ પધારા છે મુક્તાનંદ સ્વામી છે નિત્યાનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કૃષ્ણાનંદ સ્વામી મોટા મોટા સંતો છે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી ધ્યાન કરો તો મોક્ષ થાય કે નહીં મને તમે કહો ભેળા મળીને વિચારી ટૂંકમાં કઉ છું હજુ ક્યાં કાંઈ મારા જે બાકી રાખ્યું છે આ મુક્તાનંદ સ્વામી ના ધ્યાને કરીને મોક્ષ થાય કે નહીં કહો કેટલો અને ફલિતાર્થ નિત્યાનંદ સ્વામી પછી જવાબ આપ્યો કે મહારાજ ધ્યાન તો તમારા કરવા તમારી મૂર્તિનું કરવાથી મોક્ષ થાય સાધુ પાસેથી જ્ઞાન લેવું જે મોટા મોટા રાજાઓ થયા પ્રિ વગેરે સંતુ છે તમારું સ્વરૂપ સમજે અને એમની સેવા કરે તો મોક્ષ થાય મારા યથાર્થ ઉત્તર થયો હું તો તમારી પરીક્ષા કરતો હતો એમાં આ સત્સંગી ભૂષણ તૃતીય અંશ સત્તર અધ્યાય એમાં પણ આ પ્રસંગ છે ત્યારે મારે એમ કે છે કે તમે ચઢાઈમાં ન થયા હું પ્રસન્ન થયું સાધુનું ધ્યાન ન થાય ધ્યાન તો ભગવાનનું જ થાય હરિચરિત્રામાં સાગરમાં આ જગ્યા આ પૂર બોલ્યો ને એમાં કીધું છે મહારાજ શું ખબર છે કે જે સાધુ ભગવાનનું ધ્યાન જે સાધુ પોતાનું ધ્યાન કરાવે છે હું ભગવાનરૂપ છું ભગવાન છું એમ કહીને જે પોતાનું ધ્યાન કરાવે છે એને બ્રહ્માંડમાં જેટલું પાપ થાય ને એને લાગે અને લખ્યું એને ફરીથી મનુષ્યનો જન્મ મળતો નથી આ વાત ભગવાન સ્વામિનારાયણ એ નામે લખેલા હર્ષદભાઈ ના નામે એમણે પુસ્તક પાંચ લખ્યા છે ભગવાન સ્વામિનારાયણના જીવન ઉપર એમના ચોથા ભાગમાં ત્રીજા ઉદગીમાં આ પ્રસંગ લીધો છે પણ એમાં એમણે એવું લખ્યું કે આવો ઉત્તર આપ્યો એટલે મહારાજે મનમાં વિચાર્યું કે સાધુ ના ધ્યાને મોક્ષ થાય છે પણ અત્યારે આ વાત કોઈને સમજાશે નહીં આગળ ઉપર સમજાય પેલી જે આવૃત્તિઓ હતું ને બે હાજર એમાં લખ્યું હતું કે સાધુ ધ્યાને મોક્ષ થાય આખી વાત ફેરવી નાખી હતી હર્ષદભાઈ એમના ચોથા ભાગમાં લખી ઉદગી ત્રણ માં પણ થોડો વિરોધ થયો પછી ઘણા વર્ષો પછી કોઈ જાણ ભેદું ના આવ્યો હે તો પછીની આવૃત્તિ લગભગ તમે બે હાજર જોજો એમાં એવું લખ્યું પછી એવો સંતો પાસે અપાયો સાધુ ના ધ્યાને મોક્ષ ના થાય પણ પછી આ લખી નાખ્યું કે સમય જતા સમજાય છે કે સાધુ નાખી નાખ્યું સાધુના ધ્યાને મોક્ષ થાય ખબર નથી કેટલું બદલી નાખ્યું મધ્યના મધ્યના ઓગણીસ માં શ્રીજી મહારાજે એમ કહ્યું છે જ્યાં શુષ્ક વેદાંતિ નું મત છે ત્યાં ચાલો લાવો કાગળ લખીએ એમાં કીધું કોઈનું ધ્યાન ન કરવું એમાં એમ કીધું કે જે સાધુ સિદ્ધ ગતિને પામ્યો એટલે આને આ લોકોલો બધે ફરતો હોય એવો સિદ્ધ ગતિને પામ્યો હોય કે બ્રહ્મનિષ્ઠ હોય સમા હોય તો પણ સાધુ ધ્યાન ના કરવું પેલામાં શ્રીજી મારા સ્પષ્ટ ના પાડે છે કે સાધુના ધ્યાને મોક્ષ ન થાય તો ગમે કેમ ફેરવી અને સાધુ ના ધ્યાને મોક્ષ થાય એવું પ્રતિપાદન કરે હવે જેને ઈષ્ટ માને છે એ જડબે સલાક કરીને ગયા છે કે સાધુ ના મોક્ષ ન થાય તો એના વચન માટે કુહાડો મારી અને કલ્યાણ લેવાની વાત મળતા શિક્ષા પત્રી એકસો પંદર માં શ્લોકમાં કહીને ગયા કે સિદ્ધ ગતિને પામ અને બ્રહ્મ વેતા હોય તો ત્યાં શું કે બ્રહ્મ વેતાનું ન થાય બ્રહ્મ સ્વરૂપનું થાય મહારાજે સ્પષ્ટ કીધું છે થાય સાધુના ધ્યાને મોક્ષ ન થાય અને છતાંય શબ્દો ચેતન વાલે ચેતજો આ દેહ પડ્યા પહેલ પછી વિધાતા કોઈ દોષમાં દેજો આ છે બધાય મત મોહ ના આ બધા પોતાના મત ચલાવવાના ખ્યાલ છે પણ એનું કેટલું પાપ લાગે એ પછી સમજો ભાઈ પછી સમજ કરશનજી વ્યાસ્યા સિદ્ધાંત લખ્યો પછી એને શું દંડ મળ્યો છે તો કરશનજી અદા જાણે જેને સિદ્ધાંત લોપાવ્યો લોપાવીને આ બધું ચલાવ્યું હોય અને મર્યા પછી શું થયું છે એ તો એ જાણે શ્રીજી મહારાજ જાણે કહેવાય છે ને પૂર્વ્યો ભગવાન છે રાયના તલના હિસાબ લે છે ભાઈ મોક્ષ ને માર્ગે હજારો માણસો હજારો લાખો માણસો મોક્ષ બેસી જાય દુર્ગતિ સાધુ ને ધ્યાને મોક્ષ ના થાય સેવાથી થાય એમનાથી જ્ઞાન લો પણ આ બધું ચાલે છે જે મુક્ષું હોય વિચારે આપણે શું કરીએ છીએ એના માટે આ છે શ્રીજી મહારાજ શું કહી ગયા છે આપણે શું કરીએ છીએ એને વિચારવાનું છે અને શિક્ષાપતિસો પંદર માં શ્લોકમાં કહ્યું કે બ્રહ્મ વ્યતા સંત હોય તો ધ્યાન ન કરો તોય આ ધ્યાન કરાવે છે આ શ્રીજી મહારાજના સિદ્ધાંત ઉપર કુહાડો મારીને કરાવે છે ને એના ઉપર સિદ્ધાંત ઉપર જ કુહાડો મારી અને કરાવે છે અને સિદ્ધાંત નો કુહાડ કુહાડો કેટ ગુરુકુલ ના સંસ્થાપક શાસ્ત્રી ધર્મજી સ્વામી એમના શિષ્ય ગુરુ માધુપ્રી સ્વામી આ બે વર્ષ જ થયો ને જેવીસ માધુ સ્વામીજી પણ કાશીમાં ખરે ટાણે જયારે અક્ષર પુરુષોત્તમ દર્શનની સામે મૂળ સંપ્રદાય સ્વામિનારાયણ દર્શન મૂકવામાં આવ તક ઉભી થઈ કે એક પ્રસંગ ઉભો થયો ત્યારે માધવપ્રિતાજી સ્વામીએ સ્વામી નારાયણ દર્શન એવો ગ્રંથ લખ્યો સોમનાથ યુનિસિટીમાં દાખલ થયો અભ્યાસક્રમમાં ચાલે છે કારણ કે આ ઉભું ક્યાંથી થયું કે બીએપીએસ ના ભદ્ર સ્વામી એ બ્રહ્મસૂત્ર ને ઈશાબાસિયા ઉપનિષદોના ભાષ્ય કર્યા એમાં મારી મચડીને મુક્તાનંદ સ્વામી બ્રહ્મસૂત્રના જે ભાષ્ય કર્યા હતા ગોપાલનંદ સ્વામી જે એકાદ સુધી ભાષ્ય કર્યા હતા એ બધા ભાષ્યને મારી મચડીને એક બાજુ નાખીને પોતાનો અક્ષર પુરુષોત્તમ મત સિદ્ધાંત એનું બધે સ્થાપન કર્યું એ એમણે જે આ કર્યું અને અમુક લાગતા પંડિતોમાં કરવું જ પડે આ સિદ્ધાંત જ નથી આ તો અપસિદ્ધાંત છે મૂળ સિદ્ધાંત નથી સ્વામિનારાયણ સંપ્રદાય અને એમણે આ બધા ઉપનિશું આપણા આપણા ગોપાલનંદ સ્વામી સ્વામી આદિ જે છે એમના કરેલા જે ભાષ્યો એમના જે વચનો એને ઉત્થાપીને એને ઉલ્લંઘી એટલે સ્વામિનારાયણ દર્શન લખ્યું અભ્યાસક્રમમાં દાખલ કર્યું સોમનાથ યુનિવર્સિટીમાં પણ સમય જતા વિદ્વાનો કાશીના ને કારણ કે અમુક વિદ્વાનો ભેળા થઈને અક્ષર પુરુષોત્તમના આ ભદ્ર સ્વામીના ભાષ્યોને સ્વીકૃત કરી માન્યતા આપી દીધી પણ અમુક જે વિદ્વાનો જૂઠ છે અક્ષર પુરુષોત્તમ દર્શન અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ઉપાસના કરેલા ભદ્ર સ્વામીના ભાષ્યો બ્રહ્મસૂત્ર ને ઉપનિષદ ભાષ્યો તદ્દન જૂઠ છે અપમાન કર્યું છે આગળના આચાર્યો ઋષિઓનું એટલા બધા વિદ્વાનો કાશીમાં વડતાલથી ડોક્ટર સંત વલ્લભ દાદી સ્વામી બીજા સંતો ત્યાં ગયા અને કાશીના સભામાં માધુપ્રી સ્વામી પૂજ્યો માધુપ્રી સ્વામી ગુણાતીત પરંપરાના સંતે હે એમણે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો મૂળ બે ગાદી એમના મૂળ વચનામતના વચનો અને એમનું જે તત્વજ્ઞાન ફિલોસોફી ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ દર્શન એ ત્યાં એમણે ટૂંકમાં રજૂ કર્યું સમજાયું અને વિદ્વાનોને જે હતા એ બધા પ્રશ્નોના સમાધાન થયા અને માધવપ્રિ સ્વામીને વિદ્યા માર્તંડની પદવી એનાયત કરી અને એના ઉપર પાંચોતે સેવન્ટી વિદ્વાનો એ સાઇન કરી કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળ સંપ્રદાય આ છે અસલ છે અને એ વૈદિક છે અને અક્ષર પુરુષોત્તમ દર્શન જૂઠ છે ભદ્ર સ્વામીના કરેલો ભાઈ જૂઠ છે અને એમને ફરજ પડી જ્યાં યુનિવર્સિટીમાં બધી મૂક્યા હતા એ પાછા ખેંચવાની બી એપીએસ સંસ્થાને ફરજ પડી અને હમણાં બે હાજર ઈસવસન માં કુંભ મેળો ગયો અને ત્યાં રામાનુજ પીઠના આચાર્યો ભેળા થયા હતા એમનો પણ વિડીયો ફરતો થયો ત્યારે એ રામાનુ આપણે વિશિષ્ટ મતવાદી એ વિદ્વાનો એ પણ ઘોષણા કરી કે અક્ષર પુરુષોત્તમ દર્શન અને એમના જે કરેલા ભાષ્ય એ જૂઠ છે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશ અમદાવાદ દેશ એમની જે આચાર્ય પીઠ છે એમના જે મૂળ સિદ્ધાંતો છે મૂળ જે ઉપાસના છે એમની એ વૈદિક છે સત્ય છે સાચું છે અને એ બી એ પીએસ એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન એ એમનું દર્શન જૂઠ છે એ ઘણા આજે મૂળ સંપ્રદાય છૂટી પડેલી શાખાઓ છે ને તો એમાં ઘણા લગભગ ઘણા કહેતા હોય છે કે શ્રીજી મહારાજની ઈચ્છા ન હોય તો આટલો બધો વિસ્તારો ને એટલા બધા સાધુઓ સાધુઓ મહા વિશાળ મંદિરો આ બધું હરિભક્તોની વિશાળ સંખ્યાઓ આટલું બધું દાન આ બધું કેમ થાય આટલો વિસ્તાર ફેલાવો કેમ થાય મહારાજની શ્રીજી મહારાજની ઈચ્છાથી જ થાય છે બધું સાંભળ શ્રીજી મહારાજની ઈચ્છાથી જ કળિયું પ્રવર્તે છે અને શ્રીજી મહારાજની ઈચ્છાથી જ કળિયુગના દોષ પાપ અને અધર્મ વધે છે વધતા રહેશે વધશે એ પણ શ્રીજી મહારાજની ઈચ્છા જ છે કેમ કળિયુગ વગર નથી પ્રવર્તતો શ્રીજી મહારાજની ઈચ્છા જ છે એટલે એનો અર્થ એવો થાય શ્રીજી મહારાજની ઈચ્છાથી કલયુગ પ્રવર્તે છે શ્રીજી મહારાજની ઈચ્છાથી કલયુગના દોષ પાપ અધર્મ એ વૃદ્ધિ પામે છે વધે છે વધતા રહે શ્રીજી મહારાજની ઈચ્છાથી તો એનો અર્થ એવો થાય કે કલયુગના જે દોષ પાપ અને અધર્મ છે એનું અનુકરણ કરવું અને કલ્યાણ થાય એ કલ્યાણકારી થઈ જાય છે ના ભાઈ એ બધા જે કલયુગના દોષ પાપર્મ છે એનાથી બચી અને જે સતમાર્ગે ધર્મ માર્ગે ચાલે અને ભગવાનની ઉપાસના કરે એ ભગવાનને પામે છે પરમ સત્ય છે એટલે યુઝ દોડ આવે છે રમત હોય છે આડા લાકડા બાંધ્યા હોય છે દોડાવે ને કુદીને દોડે પાછું દોડો ને પાછું આડો ચરણ એ બધા વિઘ્ન દોડને પાર કરીને જાય ને એ વિજેતા થાય છે એમ કલ્યાણના માર્ગમાં આ સંપ્રદાયમાં છૂટી પડેલી શાખાઓ મને સ્પષ્ટપણે કહેવા દો એ બધા વિઘ્ન દોડના અવરોધ છે એ બધા અવરોધમાંથી બચીને જે જાય મૂળ શ્રીજીના ચરણ ઉપાશે એમના કહેલા સિદ્ધાંતોને શિક્ષાપતિને માનીને એમ જે ઉપાશે એ શ્રીજી મહારાજને આત્યંતિક ભાવે પામે છે ત્યાં નકલી હોય ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર હયાત હતા ને ત્યારે નકલી વાસુદેવ પ્રગટ થયો હતો પોણરક નામનો હતો ને એ કેતો હું હું સાચો વાસુદેવ ભગવાન છું બોલો આ ભાગવત કથા છે પઢલે ના ભગવાન કૃષ્ણ યુદ્ધ ચડવું પડ્યું હતું પડલે ના અસલ ભગવાન હોય તો નકલી ભગવાન પણ આવે ભગવાન સ્વામિનારાયણ વખતે ગયા પછી છોડાના હરિકૃષ્ણ બ્રાહ્મણ નકલી હરિકૃષ્ણ ભગવાન થઈ નહોતા ફરતા આ તો દરેકમાં થાય છે અરે ભાઈ અસલી દૂધની સામે નકલી દૂધ હોય છે અસલી મધની સામે નકલી મધ હોય છે અસલી ઘીની સામે નકલી મધ હોય છે અસલી હીરાની સામે નકલી હીરા હોય છે અસલી ગોળની સામે નકલી સોનું હોય છે ગોળ હોય છે અને અસલી સાધુ પાછળ નકલી સાધુ પણ હોય છે એની સામે એ જ ઓળખવાની જરૂર છે ઘણી નથા બધી બધા નથી ઓળખી શકતા નકલી નોટની સામે નકલી કરન્સી ઓળખવી બધાને તાકાત નથી સાહેબ એ જમાનો હતો હજી નંદ સંતો હતા તોય ચૂડાના હરિકૃષ્ણ બ્રાહ્મણને કેટલાય જૂનાગઢ સાધુ મળ્યા ભેડા થયા ક્યાં ઓળખાય છે ફાંકો ના રાખવો એટલે શ્રીજી કહીને ગયા હોય ને એમ કરાય નકલીમાં ભ્રમિત થઈ જવાય અસલી રહો પુષ્ટિ પામો અસલી મધ ખાવ ને તો જ રોગી થાય નિરોગી થાવ અને પોષણ થાય અસલી ઘી ખાવ તો જ તાકાત આવે અને નિરોગી સ્વાસ્થ્ય રહે નકલી ન થાય હાનિ થાય અસલી હીરા કેવાળા અને પછી વીસ માં બે હાજર વીસ માં તો માજા મૂકી ત્યારે પેલા ઇન્જેક્શન પચાસ પચાસ હજાર ના આવતા ક્યાં છે રામડેસિવિર રેમડેસીર રેમડેસીર 50,000 હજારનું ઇન્જેકશન આવતું એની સામે નકલી આવ્યા તા ખાલી પાણી વેચનારા તો બજારમાં છે પચાસ હજારનું રામડેસિવિર રેમડે રેમડે શિવિર માની ને લઈ આવ્યા લીધાય ગણાય વેચાય ગણાય અને જેણે જે ઇન્જેકશન લીધા એ મર્યા કે નહીં પચાસ હજાર ખર્ચા છે એનાથી કલ્યાણ થતું નથી અસલી ઔષધ જોઈએ અસલી ઉપાસના જો અસલી મૂળ સિદ્ધાંત જોઈએ અસલી મૂળ સંપ્રદાય જોઈએ અસલી ભગવાન સ્વામીરાયને કહેલું એ પ્રમાણે બધા અવતારો સ્વીકાર પંચદેવો નો સ્વીકાર અને હરિકૃષ્ણ ને બે ચરણ બે ભૂજાવાળા છોકરાવાળાને એક માત્રનું ધ્યાન ઉપાસના માનસિક પૂજા આજે હોય અને એમના કહેલા શિક્ષાપત્રીના બંધારણ પ્રમાણે કારણ કે શિક્ષાપત્રી છે સ્વામિનારાયણ સંપ્રદાય છે બંધારણ છે સ્વામિનારાયણ સંપ્રદાયનું એ બાળકોથી નથી ઘણા બાળકોથી કરીને કાઢી નાખે છે કેમ આજ્ઞા માથે પડે એટલે શિક્ષાપત્રીના ટુકડા કરીને એને અનુકૂળ આવે એટલું આપે તો તાકાતને શુદ્ધિ હોય તો બતાવો ને શિક્ષાપત્રી એટલે કેટલું કરીએ છીએ કેટલા ફેલાયે છે એ મહત્વનું નથી એનો કશો અર્થ પણ નથી હોતો એ તો અપરાધ થાય કે આપણે જે જતા મૂળ સ્વામિનારાયણ કરીને કલ્યાણનો રસ્તો બાંધીને ગયા હતા એમાં આપણે આડા ઉભા રહ્યા નકલી ઇન્જેક્શન વેચવું રામડે રેમડેસિવિર એ શું ભલવું કરતા સમાજનું એમ આત્યંતિક મોક્ષ ભગવાન જે બાંધી ગયા છે એનો સેતુ બાંધી ગયા છે ઘણા કે ભાઈ ગાદી ઉપર આ છે તે છે તો પછી એના કરતા આપણા સાધુ કેટલા મહાન છે બરાબર છે અત્યારે મોદી ભારતની ગાદી ઉપર છે સક્ષમ છે એની પેલા આવ્યા તો ત્યારે શું આપણે ભારતના બંધારણને માનતા નહોતા અને ન માનો તો જેલમાં જાવ કે અને ભારતનો દ્રોહ કેવાય નહી પાકિસ્તાન સાથે ભળો તો તમે એના દ્રોહી કેવા ને રાજના ત્યારે આપણે કેમ કેતા નથી નબળો રાજા છે પાકિસ્તાન તરફ ભળીએ ગાદી ઉપર તો નબળો ગાદી ક્યારેય નબળી નથી હોતી બંધારણ એ છે સ્વામિનારાયણ સંપ્રદાય લાગ મળી જાય જો નામના આચાર્ય કેવા છે સાધુઓ કેવા છે તો જ કલ્યાણ થાય એ તમારા મનમાં રહે મે આગળ કહે ને પ્રમાણે દિલ્હીની ગાદી ઉપર નબળા આવતા જેને કોઈ દીક કોઈ રાખે નઈ એવાય ગાદી ઉપર આવીને રીઆઈ ગયા ત્યાં આપણે ભારતના બંધારણને નથી માની અને ન માને કોઈ જેલમાં નથી ગયા અને વિરુદ્ધ કર્યું હોય દ્રોહી નથીદ્રોહી નબળો થઈ જાય ખોટો પડી જાય છે સબળો ગોતો એટલે બંધારણનું ઉલ્લંઘન કરવું ને એ જેમ દેશ છે એમાં ભગવત દ્રોહ છે ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ છે તમે એના બંધારણને તોડીને વરતો છો જે તે બાને એટલે પછી કંઠી બદલે દીક્ષાના મંત્રો બદલે વસ્ત્રો બદલે વસ્ત્રોના રંગ બદલે તિલક ચાંદલા બદલે શિખાઓ બદલે ઘણો બધો થાય પાકિસ્તાન થાય એટલે ધ્વજ બદલાય રાષ્ટ્રગીત બદલાય બધું બદલાય આરતી બદલાય બધું બદલાય એને તો પાકિસ્તાન કહેવાય બદલી નાખે મૂળ એકી ના રહેવાય એને પાકિસ્તાન કેવાય પાકિસ્તાન ગણાય ભારતનું ભારત માતાનું જ અપમાન કહેવાય અરે એમને ભારતનું અપમાન કરવું એટલે ભારતમાં થયેલા કેટલા અવતારો અને કેટલા સાધુ સંતો અને એકાંતિક ભગવત પ્રાપ્તિની જે આખી જે માર્ગ છે સંસ્કૃતિ છે એનો દ્રોહ થાય છે ભારતનો હિન્દુ સંસ્કરણ દ્રોહ કરનારા કરનાર આખા બધાનો સાધુ સમાજ સંસ્કૃતિ રામ કૃષ્ણ અપરાધ કરે છે એટલે બંધારણ છે બંધારણમાં રહેવું કે આપણા સંપ્રદાય પ્રમાણે આચાર્યની આચાર્ય પરંપરા હોય બ્રહ્મચારીની બ્રહ્મચારી પરંપરા હોય અને સાધુઓની સાધુ પરંપરા હોય એટલે આચાર્ય પછી આચાર્ય આચાર્ય પછી આચાર્ય બ્રહ્મચારી તો એનો શિષ્ય બ્રહ્મચારી એના શિષ્ય બ્રહ્મચારી એમ હોય સાધુ હોય તો એના પછી સાધુ એના પછી એનો શિષ્ય સાધુ એના પછી એનો શિષ્ય સાધુ જેમ કે ગુણાતીતાનંદ સ્વામી તો એમના પછી એમના શિષ્ય બાળમુકંદી સ્વામી એમના પછી એમના શિષ્ય ધર્મ સ્વરૂપ દાજી સ્વામી એમ વગેરે સંત પરંપરા હોય તો તમે બી અક્ષર પુરુષોત્તમ જે સંસ્થા એમની ગુરુ પરંપરા જુઓ તમે ગુણાતીતાન સ્વામી રાગજી ભગત છે સંપ્રદાય પ્રમાણે આ પરંપરા પણ બ્રેક થઈ છે એનો મતલબ શું છે કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના સ્વામી અને નારાયણ ઉપાસના અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના એ મતનો સ્વીકાર ગુણાતીતાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં કોઈએ કર્યો નથી એટલે તો એમના કોઈ સાધુ શિષ્ય નથી ગુણાતીતાનંદ સ્વામી પછી એમની બી પરંપરામાં સાધુ નથી જુઓ એ જ પુરાવો આપે છે કે એ મતનો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો મતનો ગુણાતીતાનંદ સ્વામીના કે જુનાગઢના કોઈ સંતે એ સ્વીકાર કર્યો નથી હા અક્ષર બ્રમ્મ તરીકે ગુણાતી સ્વામીને જે રીતે સ્વીકાર છે પણ આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના દર્શન મતનો સ્વીકાર કર્યો નથી કારણ કે એમને કોઈ સાધુ મેળવ્યો નથી સ્પષ્ટ છે ને અને પ્રાચીભગત છે એ ગુણાતીતાનંદ સ્વામીના છે જુનાગઢ રહેતા હતા પણ એક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે એમ વિશેષ ને વિશેષ પ્રતિપાદન કરતા એમાં ખોટું નહોતું એ પણ એમની રીતે જે કરતા હતા એ તો જૂનાગઢમાં એ કરતા હતા આજે કરે છે પણ એ બહુ કેફમાં એને તો કેફ ચડી જ ગયો તો સ્વાભાવિક છે એટલે ગુણાતીતાનામ સ્વામીનો અતિશય મહિમા પ્રતિપાદન કરે અને અક્ષરબ્રહ્મ તરીકે અતિશય પ્રતિપાદન કરે એ જે તે સમયે વડતાલ વાળને ગમું નહીં એટલે એમને વિમુખ કરવામાં આવ્યા સંપ્રદાય માંથી રાજ્યભગતને વિમુખ કરવામાં આવ્યા એટલે જુનાગઢ થી નીકળી જવું પડ્યું અને પછી પોતાનું મૂળ વતન મહુવા હતું પોતાનું ઘર જ્યાં ત્યાં પોતાને ઘેર રહેતા હતા એટલે હરિભક્ત તરીકે હતા એમની ગુરુ પરંપરામાંથી એટલે ગુરુ પરંપરા બ્રેક થઈ છે અને ખાસ મોટી એ વાત નજરમાં લેવાની છે કે ગુણાપિતાનંદ સ્વામીની પરંપરામાંથી સાધુ કે બીજા અન્ય સાધુ માંથી સાધુ નથી એ મારું કહેવાનું છે અને જે પ્રાગજી ભગતને મૂક્યા છે એ જે તે વખતે એમને વિમુખ કરેલા છે અને એ દરેક શાસ્ત્રો મત છે ભાગવત ગીતા કે નકલી તો હોય અસલી ઓળખીને એને પહોંચવા માટે જે આ બધા અવરોધો હોય ને બધા એ પાર કરીને ત્યાં પહોંચવાનો છે હરિકૃષ્ણ મહારાજની ઉપાસનામાં એના ચરણમાં એના જે અસલ સાધુ એ એ જે ગોપાળાનંદ સ્વામીને એમણે ગુણાતીતા સ્વામી જે અસલ વાત કહી છે એને ઉપાસવાના છે સિદ્ધાંતોને માનવાના છે એને એને જ પરમપદની પરમ આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય બાકી વાતો થાય વચન લોપી જાણે સુખ લેશું રે એ તો કેશું જો કહેવા ને રેશું રે નિષ્કુળાનંદ સામે કે રેતી પીલો તેલ નીકળતું હોય ખાવાનું એડિબલ હોય તો મારી છાતી દેજો આગના લોપી કલ્યાણ થયું હોય કેવો કેવી કેવી વાત કરી ભાઈ શ્રીજી મહારાજે કઈ ને ગયા છે આગના લોપી જો કલ્યાણ થતું હોય તો નિષ્કુળાનંદ સામે મારી છાતી ડામ દેજો દરિયો વલો માખણ મળતું હોય તો મારી છાતી ડામ દેજો કે આ વચન લોપી જો આ મળતું હોય તો વચન લોણ થતું હોય નાખી ઉપાસખી સિદ્ધાંત બદલી નાખ્યો અને ઢોલ એક હું અલુ હૈસો હૈસો કરે ને આ રહી હે નગરી આ રે મથુરા આ રે મથુરા હૈસો હૈસો થાય તો ખબર પછી પડે મર્યા પછી કે શું મેળ્યું જેને ભગવાન સ્વામી નારાયણ અક્ષરધામને પામવું છે એ તો શ્રીજી મહારાજે કહેલી આજ્ઞા કહેલી ઉપાસના એમાં જ પરમ કલ્યાણ છે આ બધી વિઘ્નતો છે આ બધો જે ફેલાવો છે ને એમાંથી મુક્ષી નીકળવાનું છે એક હું તમને બીજી વાત કરું હવે જરૂરી છે સંગતી છે અબજી બાપાને નામે વચનામવાયું છે જે સિદ્ધાંત લખાયો છેડ થઈ છે એ વાત કરવી જરૂરી છે આને લગતી છે બીએપીએ સંસ્થા વાળા એ જેટલો અક્ષર બ્રહ્મનો મહિમા ગાયો તેટલો ગાયો ગવાય એટલો ગાયો એટલું જ ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપા શ્રીંદ્રહ્રાકરો નાખ્યો છોતરા કાઢી નાખ્યા એમ તો વચનામૃત માં પાને પાને છે કે અક્ષરધામ અક્ષર બ્રહ્મ પુરુષોત્તમ ને રહેવાનું ધામ છે અને એમાં પુરુષોત્તમ બિરાજમાન છે બરાબર છે એ તો પાને પાને એમાં કોઈ વિરોધ નથી હમણે એટલો અક્ષરબ્રહ્મ નો મહિમા ગાયો એટલે એમણે શું કર્યું શ્રીજી મહારાજની મૂર્તિ પુરુષોત્તમ નારાયણ એની મૂર્તિ જે તેજ નીકળે છે એ તેજ એ ભગવાનનું ધામ છે ઉડાડ્યો પુરુષોત્તમ નારાયણની શ્રીજી મહારાજની મૂર્તિ છે એની મૂર્તિ જે તેજ છે છૂટે છે એ તેજ એ અક્ષરધામ છે અને જે અક્ષર કહેવાય મૂળ અક્ષર કહેવાય તો એ તો એની નીચે છે અને એ મૂળ અક્ષર તો કોટીઓ છે મૂળ અક્ષર અક્ષરબ્રમ એક જ હોય જેમ પુરુષોત્તમ એક છે એક જ હોય છે ઉપનિષદ નો બધાનો સિદ્ધાંત છે એકમ એવું એક કોટીઓ છે અક્ષર મૂળ અક્ષર કોટીઓ છે અનંત છે મૂળ અક્ષર હા અક્ષરધામમાં જે અનંત કોટી મુક્તો બિરાજે છે એને અનંત કોટી અક્ષર મુક્તો કહેવાય મુક્તો એ અનંત કોટી છે પણ અક્ષરબ્રમ અનંત કોટી નથી એ એક છે કે મુક્તો અક્ષર કોટી કહ્યા હોય એ મુક્તો ને છે અક્ષરબ્રમ્મ એક જ છે એ ધામરૂપ છે આમણે એનો કાઢી અક્ષરબ્રહ્મ ને નીચે લાવ્યા નામ મૂળ અક્ષર આપણે તે કહે છે મૂળ અક્ષર એ અક્ષર ધામની નીચે અક્ષર બ્રહ્મ છે આવું કર્યું એમણે તો થાય શું તમે આ શર્ટ પહેરતા હોય ને એમાં શર્ટમાં એક ખોટો બોટ દેવાય અને પછી બધા ખોટા દેવાય એમણે એક અક્ષર બ્રહ્મને ધક્કો માર્યો અક્ષરધામ માયા બ્રહ્મ પરબ્રમ સહિત બધા બધા જે તત્વો છે નીચે એ બધા જુથાઈ ગયા બધું દખવાઈ ગયું અને પછી એ તમે રહસ્યાર્થ ગ્રંથ વાંચો તો એમાં પછી બધે દરેક વચ્ચે સ્પષ્ટતા કરવી પડે અહીંયા અક્ષર કીધા પુરુષ કીધા મૂળ પુરુષ કીધા સેવા કીધી પલાણું કીધું આ ખૂબ એસી ટકા આ પુરુષ કહે કોણ તે જ કહ્યું કોણ આયુ આ કહ્યું તે કોણ ધન્ય આમ એને દાદ દેવી પડે ઈશ્વર ચરંતા અભ્યાસ કર્યું એટલું હોમવર્ક એટલું લેસન કર્યું છે ભેજાનું દહીં કરી નાખ્યું એટલા પ્રશ્નો ઉપર એક કોણી મારી એટલે બધું તમારે લીટી લીટીએ ખુલાસા આખો વસ્ત્ર મૃતના જે મૂળ આસ્વાદ જતોજી મહારાજ કેવું છે રહસ્ય પાય એ તો એક બાજુ એને કોણી મારી નીકળ્યું અંદરથી અને પછી જે આ બધી વાતો પ્રવચન થાય એટલે એને માનનારા હોય કે હા હા હા શું વાતો થાય છે ન ભૂતો ન ભવિષ્યથી આજે આપણા સત્સંગી ભાઈ આ ક્યાં વાત થતી હોય એ તો એના વખાણે આજે અમુક વચનામૂર્ત ઉપર જે સંતો વાતો કરે છે ને સંતો કે ભક્તો શ્રીજી મહારાજ સીધે સીધી સરળ વાત એટલી બધી ગુંચવી નાખે મને ક્યારેક કઈ સાંભળતો પેલા હવે તો કઈ સાંભળતો નથી દસ વર્ષથી બાર વર્ષથી કાંઈ સાંભળતો નથી પણ બાપરે બાપ આપણને એમ થાય એટલું બધું ગુંચવી નાખે સાવ વચના ચોથા ખે અને છતાં એને માનનારા કે શું તત્વજ્ઞાનની વાતો થાય છે આવી ક્યાંય ન થાય સમજેની શું કરું કેવું સમજે કે ભાઈ આમ વચનાત્મક શું કીધું છે આ શું ચૂથાય છે આખું ગાડું મૂધે જ અતુર્યું છે હવે તો જાણતા હોય ને ખબર પડે બાકી તો શું કરે જાણતા માથા કૂટે કે શું થાય એમ એનું એ વખાણે અને જે વચનામાં રહસ્યર્થમાં જે લખાયું છે એમાં જે જે બધી શબ્દો વાપર્યા છે ઉદ્ધવ સંપ્રદાય એટલે શું કે ઉત્ત ઉત્ત અને ધવ ઉત્કૃષ્ટ ઉત્ત એટલે ઉત્કૃષ્ટ ધવ એટલે પતિ ઉત્કૃષ્ટ પતિ એટલે સ્વામિનારાયણ ભગવાન એ આપણો સંપ્રદાય આખો ઉદ્ધવ સંપ્રદાય નાળ જ કાપી નાખ્યો એટલે એવો કોઈ સંપ્રદાય હોય કે જેની પરંપરા ન હોય વેદ વિહીન સંપ્રદાય ના કહેવાય આ તેજરૂપ ધામ છે મહારાજની મૂર્તિ એ ક્યાં કીધું છે વચનામૃત માં તો એમણે કઈક જુઓ ને પંચાણું પહેલું વચનામૃત કાઢો એમાં મહારાજે કીધું છે ભગવાનની મૂર્તિનું તેજ છે અક્ષરધામ છે અક્ષર બ્રહ્મ એ ભગવાનની મૂર્તિના ભગવાનના અંગનો પ્રકાશ છે જો એ લખ્યું પંચાણ પહેલું અક્ષર બ્રહ્મ એ ભગવાન અંગનો પ્રકાશ છે પંચાવન પહેલું કાઢું એની પ્રતિમા નીકળે બાકી અમદાવાદ કાળુપુરી નો વડતાલી નો ભૂલે આ બધું નાખ્યું નાખવું પીડ્યું છે જ અમૃતમાં ત્યાં સીધું છે અક્ષરવરમ છે એમને રહેવાનું પુરુષોત્તમ ભગવાન રહેવાનું ધામ છે અંગનો પ્રકાશ નાખી દીધો કારણ કે હવે એમને સિદ્ધ કરવાનું છે એ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે નહીં નાખ્યું પ્રથમનું એકાવનનું એમાં આમાં લીન આમાં લીન થાય પછી એની દ્રષ્ટિએથી જુઓ તો પછી પુરુષ જ દેખાય નીચે મહત્વવાદી તત્વો ન દેખાય પુરુષ છે એની માયા છે મહામાયા છે એમની દ્રષ્ટિએ જોવો તો એ મૂળ પુરુષને જોવો તો મહામાયા આદિ ન દેખાય એકલો મૂળ મહાપુરુષ જ દેખાય એ વાત આવે છે આકાશની દ્રષ્ટિમાં બીજા તત્વો હોય તો ન દેખાય ખાલી આકાશ જ એક દેખાય એની દ્રષ્ટિ પામતો જાય એવી નિશ્ચય હીરો હીરો હીરો વેધાય એની વાતમાં નિશ્ચય થવાની વાત નહીં હા તો આ મૂળ વચના છે ને એકાવન મુ છે એમાં આ લીટી છે અને એ મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એટલી મહામાયા જ છે અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે માટે મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરુષ જ છે અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે માટે એ અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તે મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે આમાં શું આવ્યું અક્ષર પુરુષ હ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાન ધામ જે અક્ષર એના એક દેશમાંથી ઉપજે છે આ ધામ કઈ દીધું અક્ષરને એટલે એમના મૂળ ગુજરાતી વચરા બે લાઇન ફેરવી નાખી અને મહાપુરુષ કાઢી નાખ્યા કારણ કે મહાપુરુષને સીધો અક્ષર સાથે સંબંધ છે અક્ષરને સીધો પુરુષોત્તમ સાથે સંબંધ છે અને એ અક્ષરને મારે કીધું એટલે ત્યાંથી મહાપુરુષ કાઢી નાખ્યો અને પુરુષને જોડી અને સીધું ત્યાંથી એની દ્રષ્ટિએ જોવો તો અક્ષર દેખાય બીજું પુરુષોત્તમ અક્ષર દેખાય બીજું ના દે આમ જોડીને કાઢ નાખ્યું જો કરો સુધારો એ સુધારો હરિવાક્ય સુધા સિંધુ સંસ્કૃતમાં સ્વતાનંદ સ્વામીએ આખું વચન સંસ્કૃતમાં લખ્યું શ્લોકબદ્ધ વચનામતની વિવેચન ની ટીપ્પણીમાં મૂક્યું હરિભાગે સુધા સિંધુમાં પણ કીધું છે કે એકાવનમાં વચનામત કે અક્ષરધામ છે ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે આ શ્લોક બનાવી નાખ્યું પાના હાથમાં લ્યો ને તો ફાટી જાય ને એવી હરિવાક્ય સુધા સિંધુ આજકાલ એ કોઈ સુધાર એ પછી કાઢી નાખ્યું હાથમાં પાના ફાટી જાય ને એવી પ્રથમ જોઈને કહું છું હવે તો મનાય છે કે નાખ્યું છે અને એ પાછું ત્યાં ન મૂક્યું ગરડા પ્રથમ ના હાથના વિવેચન ની ટીપ્પણીમાં એ શ્લોક મૂકી ત્યાં કોઈ વાંચે એટલે મૂર્તિનો પ્રકાશ છે હોય કે ન હોય કેમ અમે કીધું હા ગેલેલિયા જેવું છે ગેલેલિયા તમે મને દંડ કરો તમે કેવું લખી દઉં કે સૂર્ય ફરે છે પૃથ્વી સ્થિર છે પણ એ મારું લખેલું કઈ સૂર્ય માનવાનું નથી પૃથ્વી ફરે છે એ ફર્યા રાખશે અક્ષરધામ તો આપણે પણ બધું લખાવી દે છે અને એમાં કેટલું ગોટાળે ચડે કેટલું કલ્યાણ બગડે એ તમે જોજો સાહેબ ઠેબુ માર્યું છે મૂળ અક્ષર બ્રહ્મધામ ને ઠેબું માર્યું છે ઠેકાણા ના હોય ને શ્રીજી મહારાજ વચન ને સિદ્ધાંત માર્યો પ્રથમનું છાસઠમ એમાં ચતુર્વી ની વાત નિર્ગુણ ની વાત આવે છે પછી એમાં સાકાર નિરાકર વાત આવે છે ત્યારે બ્રહ્મસત્તારૂપ જે પ્રકાશ એ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે એવું સ્પષ્ટપણે છે પણ ત્યાં સાકાર નિરાકરની વાત છે સાકાર નિરાકર વાત સમજાવી ત્યારે મૂર્તિની મૂર્તિ પ્રકાશ એમ જ સમજાવવાનું છે અને વચના એમ જ સમજાવે છે મિન્મે વગર ની વાત છે પછી પિસ્તાલમ વાંચો પ્રથમ કે મૂર્તિનો પ્રકાશ કાલે માધુપ્રી પચીસ ની કે ભગવાન સાકાર પણ છે નિરાકાર છે એ નિરાકાર વ્યાપક પણે છે એ તે જ રૂપે સર્વત્ર જે બ્રહ્મ છે એ મૂર્તિનો પ્રકાશ છે તમે જોઈ નથી શકતા મૂર્તિને વાત શું ચાલે છે સાકાર નિરાકરણી ત્યારે એને અંગનો પ્રકાશ ગોઠવી આ બ્રહ્મ સત્તારૂપ પ્રકાશ કીધો તો અંગનો પ્રકાશ નતો કીધો આ ભેદ છે અંગનો પ્રકાશ કેવો અને વ્યાપક બ્રહ્મ સત્તારૂપ પ્રકાશ કેવો બંને ભેદ છે પણ એમણે ત્યાં ફેરવી સંસ્કૃતમાં અંગનો પ્રકાશ કરી નાખ્યો અક્ષર નામ ઉમેરી દીધું અંગ કાંતિની સાથે અક્ષર મૂકી દીધું એટલે અક્ષરબ્રહ્મ જે ધામ અક્ષર ધામ કહેવાય છે એ મૂર્તિના અંગનો પ્રકાશ છે એવું ગોઠવી અને એની ટીપ્પણી સાકાર નિરાકાર નું વચન પ્રથમ નો પિસ્તાલીસ માં ત્યાં શ્લોક મૂકી દીધો અગિયાર બાર ત્યાર ચૌદ માં અંદર કરી મૂકી દીધો એને ખબર છે ઘરે કે સુધા કોઈ બચ્ચો જોવા જવાનો નથી અક્ષર પૃષ્ઠ તમે જણાવે છે મૂળ કોપી કોણ જોવા જવાનું છે હરિચિત્રામ સાગર ને તરવું શું કામ પડે હું એમ કઉ છું શ્રીજી મહારાજે વચરામમાં કીધું છે અમારો સિદ્ધાંત સોય પાછળ દોરો ચાલુ ચાલુ આવે વચરામાં કીધું છે સત્ય હોય તો ગોટે શું કામ નાખવું શું કામ પડે અસત્ય ને હોય એને કરવું પડે તમારે કોર્ટમાં કઈ બોલવું હોય તો સમારે ગોખવું પડે સત્ય છે સત્ય બોલી જાઓ ખોટું બોલવાનું ધ્યાન રાખવું પડે કે હું બે વર્ષ પેલા શું બોલ્યો હતો પાંચ વર્ષ પેલા શું બોલ્યો હતો અડધો કલાક પેલા અર્થ અસત્ય છે હેરા બીજે કઈ લખ્યું છે વચરાવતમાં કે મૂર્તિનો પ્રકાશ એ અક્ષરધામ છે હા ક્યાં મધ્યના તેર માં લખ્યો છે ચાલો જોઈએ મધ્યમાં તે હરિસ્વરૂપ ખોલ શું બેઠો છે જોઈ રહ્યો છે મધ્ય નું તું કેમ બાવીસ નું ખોલે છે જલ્દી તેર નું ખોલ હા હા મધ્ય નું માં ક્યાં લખ્યું વાંચો તમારી સામે જે બેઠા છે મહારાજ કહે છે એ તમને પૂરીપૂરું સમજવામાં નથી આવ્યું જયારે આ સ્વરૂપ સમજાઈ જશે ત્યારે તમને કામ કરો છો બી દોષ કંઈક તમને જીતવામાં તકલીફ પડશે નહીં પછી કે છે અને એ જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ અને એ પ્રકાશની વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષો પુરુષોત્તમ કહીએ કીધું અહીંયા કીધું કે જે એકજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ અને એ પ્રકાશની વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ મધ્યમાં તેરમા અવસરામાં કીધું છે મૂર્તિનું તેજ છે અક્ષરધામ છે આ કીધું જ છે હરિય મારો બાપ સહજાને ખોટું બોલે નહીં અને સિદ્ધાંતને કોઈ દીધું અપસિદ્ધાંત કરે નહીં અને એ તો ભગવાન છે એને આત્મા કીધું એને બ્રહ્મ કહ્યું અને અક્ષરધામ કહ્યું એમાં બિરાજમાન છે પુરુષોત્તમ એ આત્માનું તત્વ છે પરબ્રહ્મ છે અને પુરુષોત્તમ છે મૂર્તિ મૂર્તિના તેજને નોખી ના પાડી શકાય મૂર્તિના મૂર્તિના તેજને નોખું ના પાડી શકાય મૂર્તિ સાથે આયા કીધું આનું તત્વ છે આ તત્વ છે મતલબ કે ભીન છે આ એ આત્માનું તત્વ છે ભીન છે એને બ્રહ્મ કહીએ એને અક્ષરધામ કહીએ અને આને આત્માનું તત્વ કહીએ પરબ્રહ્મ કહીએ પુરુષોત્તમ કહીએ આત્માનું તત્વ કહીએ અહીંયા આત્માને અક્ષર કેમ કીધું અક્ષરને માટે જ વાપર્યો ને આ જુઓ લોહીનું દસમું વચરામર છે એમાં શ્રીજી મહારાજ કહે છે કે સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ ભગવાન આત્મા છે અક્ષરના પણ આત્મા છે અને અક્ષર મુક્તોના પણ આત્મા છે હવે સાંભળો ત્યાં સર્વાત્મા અક્ષર બ્રહ્મ ને કયા અનંતકોટી મુક્તો છે એના પણ આત્મા છે લોહાના દસમાં વચરાતો અનંત કોટી મુક્ત બેઠા એના પણ પુરુષોત્તમ ભગવાન છે આત્મા છે એના પણ આત્મા છે એના પણ આત્મા છે આ ત્રણેય એના માટે વપરાયા આત્મા શબ્દ મધ્યના તેર માં કયો અક્ષર બ્રહ્મ માટે વપરાયો કારણ કે લોહીના દસમામાં કયું એને કેમ શરૂઆતમાં કહ્યા અક્ષરને શું કામ આત્મા કહ્યા તો પ્રથમનું સાતમું તેમાં મહારાજે કીધું કે માયા માયાના કાર્ય એવા જે અનંત્રહ્માંડ તે વિશે વ્યાપક જે કહેવું એ અક્ષરનું અક્ષરબ્રહ્મનું અન્વય સ્વરૂપ છે વ્યાપક અક્ષર બ્રહ્મ વ્યાપક છે બીજું સારંગપુરનું પાંચમા વર્તમાન શ્રીજી મહારાજે એમ કહ્યું કે પ્રકૃતિ પુરુષ અને સૂર્ય ચંદ્ર આદિ દેવતાઓ પ્રેરક એમ જે અક્ષર બ્રહ્મને કહેવું એ અક્ષરનું અન્વયપણ પ્રેરક પાછા કહ્યા આત્મા કહ્યા વ્યાપક કહ્યા પ્રથમના એકીસ એમ કહ્યું કે એ જે ચિદાકાશ બ્રહ્મ મહોર એ અક્ષરધામનું નિરાકાર સ્વરૂપ છે નિરાકાર સ્વરૂપ છે અને એ ચિદાકાશનું સમાધી લીન થાય આકાશ લીન થાય કે નહી પ્રથમ ના એમ કહ્યું કે સર્વત્ર વ્યાપક એવો જે સર્વનો આધાર છે એ ક્યારે લીન નથી સર્વનો આધાર સર્વનો વ્યાપક જેમાં છે બધામાં જે પ્રેરક છે એ સર્વનો આત્મા છે સર્વત્ર એક રસ પ્રાણી વ્યાપી છે એવું જ સર્વાત્મા બ્રહ્મ એના પણ પુરુષોત્તમ આત્મા છે મૂર્તિમાન સેવામાં છે એકવીસમાં કયા છે બે રૂપ છે એના પણ આત્મા છે અને અનંત કોટી અક્ષર મુક્તો છે એના પણ આત્મા છે આ ત્રણેય શબ્દો અક્ષર બ્રહ્મ માટે વાપરે છે તેને કીધું નથી ગળે ઉતરે છે આ મેં બધા કીધા પણ છતાંય તમને ન ગળે ઉતરતું તો હજી એથી એક પ્રમાણ આપું આ વિદ્વાનો ખબર પડે કે શરૂઆતમાં કોને કીધું બ્રહ્મ કોને કયું અને અક્ષરધામ કોને કહ્યું જ્યાં જ્યાં સાકાર નિરાકરણ પ્રથમનું પિસ્તાલીસમું હોય પ્રથમનું છાસઠમું હોય અંત્યનું ત્રીસમું હોય જ્યાં જ્યાં સાકાર નિરાકરણ ની વાત આવી ત્યાં ત્યાં મહારાજે મૂર્તિના તેજને સચ્ચિદાનંદ બ્રહ્મ બ્રહ્મસત્તા રૂપ તેજ બ્રહ્મરૂપ તેજ એવા શબ્દો વાપર્યા આખું વચરાવું તમને આ બાપું તમારે ઘેર એવું જોઈ લેજો ક્યાંય મૂર્તિના પ્રકાશને અક્ષરરૂપ તેજ કહ્યું હોય તો મને બતાવો નિરાકાર મૂર્તિનો તેજ વ્યાપક છે જે એને સચ્ચિદાનંદ શબ્દ વાપરે અક્ષરબ્રમ શબ્દ ન વાપરે અક્ષરબ્રમ અલગ તત્વ છે મૂર્તિની મૂર્તિના તેજથી અલગ છે એટલે વ્યાપક પણ મૂર્તિનું તેજ છે સાકાર નિરાકારમાં સમજાવે ત્યારે એને અક્ષરભ્રમ ક્યારે કીધું નથી અક્ષરરૂપે નથી કીધું નથી કીધું સમજાય કેવાય પણ નહીં અહીંયા છેલ્લો ફકરો વાંચો એમાં મારા કે છે જે તેજની વિશે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો જે અક્ષરરૂપ જે તેજ તેની વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે અક્ષર રૂપ તેજ કહ્યું તમને ટપો નથી પડતો ને અક્ષરરૂપ તેજ કહ્યું એટલે અક્ષર બ્રહ્મ થાય સચિદાનંદ બ્રહ્મ કે મૂર્તિનું તેજ થાય બ્રહ્મસત્તા રૂપ તેજ કે તો મૂર્તિનું તેજ થાય પણ અક્ષર કહ્યું એટલે મૂર્તિના તેજને અક્ષરરૂપ ન કહેવાય એને સચિદાનંદ બ્રહ્મ તેજ કહેવાય સચ્ચિદાનંદ બ્રહ્મ કહેવાય પણ એને અક્ષરૃપ તેજ ન કહેવાય કારણ દિવાન ને રાજા કેવાય રાજાને દિવાન ના કહેવાય પુરુષોત્તમ નીચે અક્ષર છે રાજા પધારે આવો દીવાન સાહેબ રાજાને દિવાન ના કહેવાય એમ ભગવાનની મૂર્તિના તેજ ને અક્ષરરૂપ તેજ ના કહેવાય એ રાજાને દિવાન કીધા બરાબર અપરાધ લાગે હવે હમ જાણું એને અક્ષરરૂપ તેજને કહેવાય જુદું છે આખા મૂર્તિના તેજને અક્ષર ને દીવા નવાય અક્ષર જુદું તત્વ છે મૂર્તિના તેજને માટે જ્યાં જ્યાં શબ્દો વપરાયો ત્યાં ત્યાં બ્રહ્મરૂપ તેજ બ્રહ્મ સત્તારૂપ તેજ સચિદાનંદ બ્રહ્મ એવા શબ્દો વાપર્યા એટલે સિદ્ધ થતું નથી મધ્યના તેર માં આમાં મૂર્તિના તેજ ને અક્ષરતા કઈ જરૂર પણ આમને કાઢો છે સીધું જ છે પાને પાને વાંચો સીધું ચટ છે અને આમાં સિદ્ધ થતું નથી બે મેં તમને તાપ્યું મૂર્તિનું તેજ અક્ષરધામ અક્ષર ના બે રૂપ છે એક નિરાકાર એક રસ તેને ચિદાકાચ કહીએ બ્રહ્મ મોલ કહીએ અને બીજે રૂપે ભગવાનની સેવામાં પુરુષોત્તમ સમજાઈ ગયું ફળદય હવે જોઈજ ગુલ્લી મારે સાહેબ સમજાવે ને ટીપણીમાં પ્રથમ કીધું બે રૂપ છે મહોળ રૂપે માર્યો એટલે બે રૂપ કેમ કરે છે તમે જોઈજો તેજ રૂપ જે અક્ષરધામ છે એ તેજ રૂપે અંતરિયામી પણે મૂળ અક્ષર જે નીચે છે એમાં પ્રવેશ કરે છે તેજ રૂપે અંતર્યામી રૂપે એમાં પ્રવેશ કર્યો એટલે મૂળ અક્ષર છે એ અક્ષરધામ તેજ રૂપ છે એનું બીજું રૂપ કેવાય જો તમને દાંત આવ્યો આમાં પ્રવેશ કર્યો એટલે જે મૂળ અક્ષર છે એનું બીજું રૂપ કહેવાય એટલે એને અહીંયા ધામ રૂપે કહેવું છે બાકી ધામ તો અક્ષરધામ તેજ એ જ છે આ ઉભું કહેવું પડ્યું કે નહીં જો તમે આટલું છો તો સમજી કરવું તે અંતર્યામી પણ મૂળ અક્ષરમાં પ્રવેશ કરે છે એટલા માટે અહીંયા એને ધામ રૂપે કહ્યું છે એ જે મૂળ અક્ષર છે એ એકવીસ માં નથી આગળ પાછળ લખ્યું આટલું બોલ્યું એમાં છે એ મૂળ પુરુષને પ્રેરણા કરે છે અને મૂળ પુરુષ માયા સાથે જોડાય છે બીજું રૂપ અક્ષરધામ થયું એને આવી રીતે સૃષ્ટિ પ્રક્રિયામાં જોડાય છે માટે એને સેવામાં છે એમ કહ્યું છે પણ પુરુષોત્તમની પાસે હજુની સેવા નથી કહી લોકો વાત ક્ષર ભગવાન પુરુષોત્તમ ની સેવામાં રહે છે ભલે ઉતર્યા કોઈ આથી હવે પ્રથમો ત્રેસઠ નું જુઓ એમાં મહારાજ શું બોલે છે એટલું સરસ આમાં અક્ષરધામનું વર્ણન અને કોણ અક્ષર છે બધું સમજાય જાય એકવીસમાં સમજાય જાય સ્પષ્ટતા છે અને વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર જોજો વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેટ થી એ સર્વે નું કારણ અક્ષર બ્રમ છે વચ્ચે બધા તત્વો ગણાય અને એ સર્વે કારણ અક્ષર બ્રહ્મ છે અને તે અક્ષર તે પુરુષોત્તમ ભગવાન નું છે અને એ અક્ષર સંકોચ અને વિકાસ અવસ્થા નથી બે બતાવી દીધા ટીપણીમાં શું લખે છે અન્વયપણે કરીને જે નીચે મૂળ અક્ષર છે એમાં પ્રવેશ કરવાનું પાત્ર હોવાથી પુરુષોત્તમ ને પણે રહેવાનું પાત્ર હોવાથી પુરુષોત્તમ ભગવાનને મૂળ અક્ષર અન્વયપણે ભગવાન આવે એટલે રેવા માટેનું પાત્ર પુરુષોત્તમ અન્વયપણે રેવાનું પાત્ર મૂળ અક્ષર હોવાથી આપડે તો ગમે તેને ગમે ત્યાં ગોઠવી દીધું એ તો ક્યાં માનતો આજ કઉ આજ એમને લેશન રહ્યું છે આખા વચરામત માં આને અહીં ગોઠવવાનું આય ગોઠવાનું આને આ ગોઠવાનું એક કોણી મારીને એક બટન ઊંધું દીધું બધું કુક બુરો ભક્ત ચિંતામણીમાં તમે પાંચ બેદ લખ્યા છે એ આવું છે પુરુષોત્તમ ભગવાનમાં લખ્યું છે હરી લીલા કલ્પતરમાં લખ્યું છે સત્સંગી ભૂષણમાં લખ્યું છે દરેક ગ્રંથોમાં લખ્યું છે અને એ જ શ્રીજી મહારાજ સમજાવે છે તો કે તો અન્વયપણે રેવાનું પાત્ર હોવાથી અહીંયા એને ધામ રૂપે કહ્યું છે નહીં છે તો તે રૂપ મૂર્તિ એ જ ધામ ગણવાનું છે નહીં હવે એ તો ભાઈ કેવી રીતે બેડ પડે કોણ માને અને એનાથી તમને એક સરસ કહું એ તો કદાચ તમને ઇઝીલી સમજાઈ જાય છે કે ન મનાય એમાં તમારે કાંઈક બહુ લેસનય નહીં કરવું પડે પ્રથમનું એકોતેરનું વચરામ પછી શ્રીજી મહારાજ બોલ્યા એકતો ભગવાન જીવના કલ્યાણ અર્થે જયારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય સહિત જ પધારે છે પૃથ્વી પડે પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં હવે સાંભળજો અને જયારે કોઈ ભક્ત ને વિશે અલૌકિક સ્થિતિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાષે છે જો પ્રકાશ આવ્યો મૂર્તિનો પ્રકાશ અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિનો પ્રકાશ સરખો પ્રકાશ એ પણ મૂર્તિ ભેળો ભાષે છે અનંત કોટી મુક્ત જે તે પણ મૂર્તિ ભેળા ભાષે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું ભાષે છે તે જ એને અક્ષરધામ બીજું દા પડી ગયા હવે આમાં કઈ રહ્યું મૂર્તિનો પ્રકાશ એમણે કીધું કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાષે છે મૂર્તિ બેટિ મુક્ત મૂર્તિ છે અને જે અક્ષરધામ પણ એ ભગવાન હવે આમાં તમને બાપ કઈક દેખાય છે કે આમાં મૂર્તિને અક્ષરધામ નથી કીધું મૂર્તિના તેજ ને કીધું દેખાય ત્રણેય જુદા પાડી દીધા મુક્ત જુદા પાડ્યા ધામને મુદ્દો પાડ્યો જુદું પાડ્યું અને મૂર્તિના તેજ જુદું પાડી મહારાજે એકોતેરમાં વચરા ત્રણેય જુદા છે હવે આમાં ધામ અને તેજ ક્યાં રહ્યું તમે કેવી રીતે ખરાબી શકો કેમ ખીલોઠો તમે કહી શકો કે મૂર્તિનું તેજ હતું એ ધામ છે મહારાજ મૂર્તિનું તેજે ગણાવ્યું અને મહારાજ અક્ષર ધામ ગણાવ્યું એવું ને એવું લોયાના તેરમાં છે પણ અત્યારે નો ટાઈમ પણ હું તમને આમાં તમને પૂરેપૂરું સમજાય જાય છે એટલા માટે હું તમને ઈતિ એલમ સમાપ્ત કરવા માગું છું આગળ વાત છે પણ આ પૂરું કરવા માગું છું આની ટીપણીમાં શું લખે છે રહસ્યામાં સાંભળજો કે ભગવાન પુરુષોત્તમની મૂર્તિ એમનું જે તેજ એમાંનું એક કિરણ એનો જે પ્રકાશ એને અહીંયા કોટી કોટી સૂર્યનો કહ્યો છે પ્રકાશ અને જે સમગ્ર તેજ છે એને અક્ષરધામ કહ્યું સમગ્ર પ્રકાશ એને ધામ છે બાકી ધામ તો મૂર્તિનું તેજ એ જ છે તમને ગળે ઉતર્યા હે ભાઈ આ તો ઉતરતું હતું મુજબ તમારા પ્રશ્ન જવાબ દેવા તૈયાર છું એક કિરણ ક્યાંય સત્સંગ જીવન ભૂષણ આ તે વચરા હરેલીલા માટે ક્યાંય તમને આવતું હોય કે એ કિરણને છૂટું પાડીને એમાં મૂર્તિનો પ્રકાશ પ્રગટ કરતા હોય અને એ મૂર્તિ તેજરૂપ જે ધામ છે એ પોતાના પ્રકાશથી અન્વયપણે મૂળ મૂળ અક્ષર જે છે એમાં પ્રવેશ કરે પછી એને બીજું ધામ કહેવાય અને એ ધામ પછી એની ઉત્પત્તિ જે એ તો પોતે જ કરતા નથી પ્રવેશ મૂળ પુરુષમાં કરે એ પાછી ઉત્પત્તિ કરે એટલે આને સેવા કહી છે બાકી હજુરની સેવા નથી કહી પછી વ્યાખ્યાનોમાં બધા એમ કહેવા માંડે છે કે એને તો દર્શનય નથી અક્ષરને કાંકરો કાઢ નાખ્યો એ આનું નામ દર્શન એ નથી પુરુષોત્તમ કારણ કે હજુની સેવા ને હજુર સામે ઉભા હોય ત્યારે વચરા માટે એમ કે છે હજુરમાં ઉભા છે બે રૂપ છે એક હજુરમાં ઊભા છે પુરુષોત્તમની પાસે અને એક ધામ રૂપે સર્વને ધારી રહ્યા છે નિરાકાર બેરૂપ છે આ કે ત્યાં છે જ નહીં અને પ્રવેશ જ નથી દર્શન જ નથી એ તો મૂળ પુરુષને પ્રેરણા કરે પ્રેરણા કરે અને સૃષ્ટિની ઉત્પત્તિ થાય એ સૃષ્ટિની ઉત્પત્તિ જ કેજો હું તમને અમુક સમજાવવા માંગુ છું જાજુ નથી આટલું આ છે જીણું છતાં તમને રસ આવ્યો મહત્વનો છે જોકે આમ સરસ વાતો ઈશ્વર ચરણ સ્વામી આવું કર્યું એ તમને હું કહું શું કામ કહ્યું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ્યાન આની પાછળનો અર્થ શું છે પેલું કે અક્ષર બ્રહ્મ એ અક્ષરધામ એ પુરુષોત્તમ ને ધારે પુરુષોત્તમ નારાયણ કરે સમ્રાટ પુરુષોત્તમ એ ધારે તો પોતે પોતાના તે પોતાને ધારે અક્ષરબ્રહ્મ એ શું એને ધારે કોઈ બીજું એને ધારે સમજાય છે તો મહા સમર્થ મૂર્તિ એનાથી કોઈ નહીં એ પોતે પોતાના મૂર્તિના તે હકીકત એવી છે પુરુષોત્તમ અક્ષરબ્રહ્મ ની સેવા લે છે અક્ષરમાં આધાર છે પણ સેવા લે છે વચરામ ઇકોતરમાં જે વાત બધી કરી છે કે પૃથ્વી એને ધારણ કરે છે પણ એ તો પૃથ્વીના આધાર છે સૂર્ય ચંદ્રના પ્રકાશે દર્શન થાય છે પણ તો સૂર્ય ચંદ્રના પ્રકાશના દાતા છે અક્ષર બ્રહ્મ ના એ અક્ષર બ્રહ્મ ધારે છે પણ અક્ષર બ્રહ્મ કરીને ધારે છે મારે ન છૂટકે લેવું પડશે અને જે અક્ષરધામ ને વિષે રહ્યા છે એ અક્ષરને પોતે લીન કરીને પોતે સ્વરાટ થકા વર્તવા સમર્થ પોતે લખ્યું છે એમના જ વતનું મારે નહોતું કેવું તો મારે લેવું પીડ્યું અને જે અક્ષરધામ ને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થાય એટલા જ વિરાજમાન રહે કોટી મુક્ત ઐશ્વર્ય કરીને ધારવા અને એમ લખ્યું અને તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત સર્વ ને પોતાના તેજ ની વિશે લીન કરીને પોતે એક વિરાજમાન રહેતોજમાં લીન કરી સ્વરાજ થકા વિરાજમાન રહે કીધું લોહામાં હવે કઈ બાકી રહ્યું અક્ષર બ્રહ્મ આધાર ફાર કોઈ નવા સેવાનીય છે બિરા છે તો આપડે એમ કે આપણા ઘરમાં કેમ આવ્યા આપણું માટીનું ઘર એને શું ધારે તો શું એને પાડી નાખવું માટીનું ઘર છે તો આમાં પાડી નાખવું એમ અક્ષરમાં પાડી નાખવાનું સુકામ ધારે ધારે પુરુષોત્તમ પોતાની ઈચ્છાની વાત છે પુરુષોત્તમ આપણું અને સાહેબ એટલે આધાર બાબતમાં એટલે પ્રથમ નો ચોસઠ નું પોણું ફેરવી નાખ્યું કારણ કે હું પેલા તમને બીજી વાત કહું તમને આને વિદ્વાનો રસ આવશે અને વિદ્વાનોને કદાચ આ અગતમાં હશે મન્નત ખબર ચોસઠ નું વચનામૃત શરીર શરીર છે સ્વામી સેવક ભાવનું છે તેજને મૂર્તિને સેવક સેવક પણ ન બને તો મૂર્તિના તેજને તમે એના સ્વામીની સેવા સેવક કેમ કહો એને જુદા ના પાડે હું પેલાય બોલ્યો તો એને મૂર્તિ ની સેવા કરે છે એમ કેમ કહેવાય દીવાનું તે દીવાની સેવા કરે છે શું કરે છે વચરામાં તો હેડિંગ જે છે સ્વામી સેવક ભાવનું એમને સિદ્ધ નથી થતો કોઈ રીતે શરીર શરીર ની જો સાહેબ બહુ ગઠણ વાત છે આપણો વિશિષ્ટા દિદ્ધાંત છે રામાનુજનો એ સિદ્ધાંત એવો છે કે જળ અને ચેતન એ બધા ભગવાન પુરુષોત્તમનું શરીર છે આ આપણું શરીર છે આપણું અદેહ છે એમાં આપણે જીવ રહ્યો છે એ જીવ છે એનું આ શરીર છે આ દેખાય શરીર છે એટલે જીવ છે એને શરીરી કહેવાય અંક આંગળી છે મારું અંક છે પણ હું એનું અંગી છું અંગને ધારણ કરવું છે એને અંગી કહેવાય શરીરને ધારણ કેવા કરે એને શરીરી કહેવાય એમ જીવનું દેહ એ શરીર કહેવાય અને જીવને શરીરી કહેવાય એમ જળ ચેતન જે બધું છે પથ્થર આદિ બધું જળ પદાર્થો છે પૃથ્વી આદિ જળ પદાર્થો છે અને બધા જીવો છે બીજા ઈશ્વરો દેવો ચૈતન્યો જે છે એ ચેતન કહેવાય એ બધે જળ ચેતન છે એ બધા ભગવાન પુરુષોત્તમ એની અંદર રહ્યા છે માટેનું શરીર શરીરી છે આ શરીર છે અને પેલા શરીરી છે જેવી રીતે આ આ દેહ છે એ આપણે જીવનું શરીર કહેવાય અને જીવ છે એ દેહનું શરીરી કહેવાય એવી રીતે આ જળચેતન આખી બધી અનંતકોટી જે સૃષ્ટિ છે એ શરીર છે અને પુરુષોત્તમ નારાયણ શરીરી છે આ વિશિષ્ટ અદ્વૈતમ સિદ્ધાંત સાદી રીતે મેં કહેતો જળ ચેતન છે એ શરીર છે અને પુરુષોત્તમ ભગવાન એના શરીર છે આ વિશિષ્ટ છે એ વિશિષ્ટાદ્વૈતમ આખા વચના મૂળ હાર્દ રૂપ વચના હોય તો પ્રથમ નું છે સ્પષ્ટપણે વચિષ્ટ વિશિષ્ટ અદ્વૈતમ સિદ્ધાંત આ તો આપણો છે વચનાત્મત શિક્ષાપત્રમાં લખ્યું છે અમારો મત વિશેષ જાદવેદ છે હવે આમાં બદલી નાખ્યું પેલા તો શરીર શરીર કેમ છે હા પુરુષોત્તમ એવા જે ભગવાન આત્માને અક્ષર છે આજુબાજુ ડખો થાય છે એમને આત્માને અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે વેદમાં કીધું છે કે આત્માને અક્ષર એટલે આ બધા જીવો અને અક્ષર પોતે એ ભગવાનનું શરીર શરીર છે ભગવાન એના શરીર છે ઉપનિષદ તો વિકારે રહી જ છે ને આત્માને અક્ષર કોઈ એ ઉપાધિ નથી એમ ભગવાન માયા થકી પર છે જેમ તેમ આત્માને અક્ષર પણ માયા થકી પર છે એવા જે આત્માને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે કેમ જે જીવનું શરીર તો જીવ થકી વિલક્ષણ છે વિકારવાન છે અને દેહી જે જીવ એટલે શરીર તે નિર્વિકારી છે માટે દેહ અને દેહને તો અત્યંત વિલક્ષણ જુદાપણું જોઈએ એક જળ હોય ને એક ચેતન હોય તેમ પુરુષોત્તમને પુરુષોત્તમ નું શરીર એવા જે આત્માને અક્ષર તેને વિશે તો અત્યંત વિલક્ષણ પણ એટલે જુદાપણું કે અલગ પણ જોઈએ તો એ કહો કેમ છે કેટલો અઘરો પડે આ વિષિદ્ધાત્ત સિદ્ધાંત વચનાઓ છે મૂળ હાથ ધારૂપ અત્યાર સુધી કોઈ પંડિતે કહ્યું છે કે નહીં એ મને ખબર નથી આ વચનામૃત મેં વિવેચન કર્યું ત્યારે શું કરું મને ખબર નથી અત્યારે યાદ નથી કર્યું ત્યારે સર્વ મુનિએ જેની જેવી બુદ્ધિ બુદ્ધિ તેને તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં એક તો જો એ વખતે વિદ્વાનો કે આમાં હળ ગુંજતી નથી સમજાય છે હવે આપણે આને ગોથા મારીએ તો સમજાય એ મોટા વિદ્વાનો નિત્યાનંદ સ્વાય ની બધા બેઠા હોય કે તમે કયો છે હળ નથી ગુજતી અને આપણે બેઠા બેઠા નીચે આમ સુધારા કરીને પછી કઈક અમને સમજાઈ ગયું એ બાપ રહેવા જ્યોને પછી શ્રીજી મહારાજ બોલે લેહ ઉત્તર કરીએ આત્માને અક્ષર છે બેને જે પુરુષોત્તમ ભગવાન શરીર થતો વ્યાપ્ય પણ આધીન પણ કરીને છે આ લોટું છે તો એને પ્રવેશ કરવો હોય તો એને વ્યાપવા માટે કંઈક તો જોઈએ ને અગ્નિ છે આમાં વ્યાપે તો એ વાપ્ય છે એટલે વ્યાપ્ય શરીર કેવાય કેમ કે આત્માના અક્ષર પુરુષોત્તમને વ્યાપક માટે વ્યાપ્ય થાય છે એને આધીન છે અને પુરુષોત્તમની આગળ આત્માના અક્ષર અસમર્થ છે અસમર્થ છે આ દિન છે એની ચોટલી આના હાથમાં છે આત્માન અક્ષરની અને એમાં પુરુષોત્તમ વ્યાપક થાય છે વ્યાપી શકાય એવું વ્યાપ્ય તત્વ છે આત્માન અક્ષર એ રીતે એનું શરીર છે આમાં આપણા શરીરમાં જીવ આ વ્યાપ્ય થયો છે ને એટલે શરીર કહેવાય છે આમાં આ ન હોય તો કેવી રીતે એને કેવો આત્મા વ્યાપક થયો છે હવે આ જે સિદ્ધાંત છે ને એ વિશિષ્ટ એટલે વ્યાસૂત્ર ભગવાન વેત વ્યાસે જીવ અને માયા એને ભગવાન સાથે શું સંબંધ છે એ સમજાવતા જે સૂત્રો એટલે વાક્યો લખ્યા એને બ્રહ્મસૂત્ર કહેવાય છે આ જીવને જગતને જીવને જીવને માયાને ભગવાન સાથે શું સંબંધ છે કઈ રીતે આ બધી સૃષ્ટિ થઈ કયા સંબંધી થઈ એને સમજાવતા વ્યાસ જે સૂત્રો લખ્યા એને બ્રહ્મસૂત્ર કહેવાય છે બીજું નામ વ્યાસ સૂત્ર કહેવાય છે અને રામાનુ સંપ્રદાયમાં એને શારીરિક સૂત્ર કહેવાય છે કારણ કે શરીરને સંબંધી સમજાવે છે કે આત્માના અક્ષર આ છે માયાએ પણ એનું શરીર છે ભગવાનનું ભગવાન એની અંદર વ્યાપક થાય છે શરીર છે જીવમાં વ્યાપક થાય છે અક્ષરમાં વ્યાપક થાય છે એટલે એના શરીર છે એટલે સૂત્રનું નામ રામાનુ સંપ્રદાયમાં શારીરિક સૂત્ર કહેવાય છે શરીર શરીરનો ભાવ સમજાવે છે આ બચાવના નામે શરીર શરીર શરીર શરીર છે એટલે એ શરીર શરીર સંબંધ સમજાવે છે દેહ શરીર છે જીવ શરીરી છે એમ જીવની સાથે માયાની સાથે ભગવાનનો આવો સંબંધ છે એ સૂત્રો વ્યાજ સૂત્રો દ્વારા સમજાવે છે માટે આ સૂત્રોને શારીરિક સૂત્ર કે છે રામાનુ શિક્ષા પ્રતિનામ એકસો વન ઝીરો ઝીરો શ્લોકમાં શ્રીજી મહારાજે કહેવું શારીરિકાણા ભગવદ્ ગીતા અવ્યગત અવ્ય અવ્યગમ્યતા રામાનુજાચાર્ય કૃતમ ભાષ્ય રામાનુજાચાર્ય કૃતમ ભાષ્ય આધ્યાત્મિક મમા ત્યાં શારીરિક સૂત્ર નામ વાપરી શ્રીજી મહારાજે એ જ્યાં શારીરિક સૂત્રો છે એનું જે રામાનુજાચાર્ય ભાષ્ય કર્યું એને અમારું અધ્યાત્મ શાસ્ત્ર જાણે સ્વામી સેવકભાવ કોઈ રીતે આ અક્ષરધામને તેજમાં ઘટાવ્યું ને પછી કોઈ રીતે આવતો રાખા વચનમાં ગોથા મારવા પીડ્યા એટલે આ બધું પોણું વચના કાઢી નાખ્યું અને એના શબ્દો સૂર્ય અને સૂર્યનો પ્રકાશ વરુણ ને વરુણ નો જળની અગ્નિ પ્રકાશ એવા શબ્દો મૂકીને સિદ્ધ થતો નતો વ્યાપે પણ સામે તો અલગ તત્વ જોઈએ મૂર્તિ બીજી રીતે કઈ રીતે વ્યાપે વ્યાપા માટે બીજું તત્વ જોયું એટલે એ કાઢી નાખ્યું આખા રામાનુજાચાર્ય જે વિશિષ્ટાત્વિત સિદ્ધાંત એને શ્રીજી મહારાજ કે અમારો વિશિષ્ટાત્વિત સિદ્ધાંત છે એને મૂળમાં જ કુહાડો માર્યો આખું વચના આને કહેવાય સિદ્ધાંત ઘાત હવે એમનો જ્યાં પુસ્તક છપાય ત્યાં શું લખે સિદ્ધાંત નિષ્ઠય એવા ઈશ્વર ચરણદાસજી સ્વામી આમાં ક્યાં સિદ્ધાંત નિષ્ઠ રહ્યા મત કાપી નાખ્યો આખો અને ત્યાં બધે લખે તો ધામને તેજરૂપ ધામને અને મૂર્તિને તો સ્વામી સેવક ભાવ ઘટે નહીં આધાર ને આધે ભાવ ઘટે મહારાજા એ ઘટાવે છે અને એ જુદો બતાવે છે કારણ કે એને આ બધાનો ફેરફાર કર્યો ને એને ત્યાં રેફરન્સ તરીકે બધે મૂકવામાં કામ આવે એટલા માટે બદલી નાખ્યું કે જળ છે વરુણની મૂર્તિના આધારે છે એવી રીતે એમને જે તેજનું દામ છે એ મૂર્તિના આધારે છે એવું સિદ્ધ કરવા માટે એને વરુણનું અને સૂર્યનો દ્રષ્ટાને મોકલી દીધું કારણ કે એમાં પછી નડ્યું નહીં કાંઈ સામી સેવાભાવી બીજી કાંઈ માથાકૂટ કરવાનું સમજે એ તો સુધારો કરી નાખ્યો આવી રીતે કરી કુહાડો ચલાવી અને પોતાનો મત સ્થાપન કરવો એને મહારાજે અંત્યના વચનાવટમાં શું કીધું છે તમે વાંચી લેજો માધવી સંપ્રદાયનો બ્રાહ્મણ આવ્યો એટલે મહારાજ સીધો એને ઉપાડો લીધો કે તમે એમ કહો છો મહાપ્રલય થાય ત્યારે વૃંદાવન નાશ નથી ફાવતું મહાપ્રલયમાં પણ વૃંદાવન નાશ નથી થતું તો તમે એમને વ્યાસીના વચનનું કોઈ પ્રમાણ બતાવો એમ કહી મહારાજ એકાદશક દ્વાદશ કં ભાગવતનું પુસ્તક મગાવીને એની પ્રલય ચાર પ્રકારની પ્રલયની કથા સંભળાવી આમાં કયો મહાપ્રલય થાય ત્યારે પ્રકૃતિમાંથી થયું તે સર્વ નાશ પામી જાય છે મહાપ્રલયમાં તો મહાપ્રલય તમારું વૃંદાવન કેમ રે છે એ મને સમજાવો અને સાંભળો મહારાજ કે વ્યાસચી કોઈ મોટા આચાર્ય નથી વ્યાસચી વચન એમને પ્રતીતિ છે અને સાર ગ્રહણ કરીને મહાભારત ગ્રંથ લખ્યો છે માટે એનું વચન કઈ પ્રમાણ આપો જેવું મહાભારત આખો ઇતિહાસ છે મહાભારત એટલું પ્રમાણ નથી ગીતા પ્રમાણ છે એનું કઈ પ્રમાણ આપો તો અમે માનશું બાકી અમે નહીં માનીએ અને જુઓ બીજા જે જે આચાર્યો થયા છે મહારાજ બધું કહે છે આ એમને એ વખતે જે પણ આ મુકાબલો સહન કરવો પડ્યો છે આ ગાજમેલ નો એટલે બોલે છે બહુ સ્પષ્ટ સરસ વાત છે ભાઈ આ ગાજમેલ એમને મહારાજ નજરમાં આવ્યું છે ભગવાન છે આજે બોલે છે કે બીજા જે આચાર્ય થયા છે એમને પોત પોતાનો મત સ્થાપન કરવા માટે પદ્મપુરાણમાં વધારાના શ્લોક નાખી નાખીને સ્થાપન કર્યો છે માટે તો એના હોય એ માને બીજા ન માને શ્રીજીના વચનો થી કહું છું તાલમેલ ક્યારે કરવી પડે એમાં નથી અને ક્ષેપક નાખ્યું મારા ત્યારે યાદ થતું છે ને કે પદ્મપુરાણ માં નાખી નાખીને કર્યું છે એમને બતાવો હોય તાકાત ભાગવતમાં બતાવો મારે ગીતામાં બતાવો એવું બળવાનવાન કોઈ પ્રમાણ આપો તો વચના મેળ નથી ખાતો આટલા જેટલા આપણે ગોઈતા એમાં મેળ નથી ખાતો તો પછી કેવી રીતે માનવા છે અને આપણે પછી એમ કે સિદ્ધાંત નિષ્ઠ હતા તો કુહાડો મારી દીધો પ્રભુ બીજું કારણ બાપાશ્રીને લીધે એમણે આ કહ્યું તે જ નહીં કેમ ધામ ખેડાવ્યું એનું કહું છું અબજી બાપા મહામુક્ત અનાદિ મુક્ત એને બધા હાર ને આંતીને પૂજા કરે સંતોષ ચંદન ચર્ચે પુષ્પ પહેરાવે હાર પહેરાવે આ બધું કરે આસન આપે ગાદી આપે તો એમને કોઈ હોય દોડાય હળંગડાયા એણે કીધું કે બાપા તમે આ સાધુ પાસે પૂજા શું કામ કરવા દો છો હરિભક્તો એટલે હાર પહેરાવે છે એવું બધું શું કામ કરવા દો છો બાપાએ કેવું કીધું કે ભાઈ મને શ્રીજી મહારાજ શ્રીજી મહારાજના મૂર્તિના તેજ સિવાય કાંઈ દેખાતું નથી મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી આ શું કરે છે મને કંઈ ખબર નથી હું શું કહું આની મૂર્તિ સિવાય કંઈ દેખાતું નથી મૂર્તિના તેજ સિવાય કાંઈ દેખાતું નથી એટલે એમાંથી ખેંચી અને આ કપા કે મૂર્તિ આ કેવું થયું પ્રથમ ના બેતાલીસ માં વિધિ નિષેધ નું વચના છે મહારાજ કે એક મહાસાગર માં કોઈ વાહણ ચાલુ જાય ને એક વર્ષો ચાલુ જાય પછી આગળ પાછળ ઉપર જ્યાં જુએ ત્યાં જળ દેખાય પછી એમ કે જળ સિવાય બીજું કઈ નથી એ તો એને સ્થિતિના બળે દેખાતું નથી બાકી બધું છે એમ અક્ષરબ્રહ અક્ષરધામ છે પણ બાપાને જે દેખાય છે તે જ દેખાય છે એટલે એમાંથી ખેંચી ના કર્યું અને એના નામે બધું એમના રહસ્યા એમની વાતોમાં બધે ગોઠવી દીધું સાચું લાગે છે તમને એના નામે આ ગોઠવી દીધું જુઓ એમની પ્રથમ બાપાશ્રીની વાતો છે એમાં પહેલા ભાગમાં પાંત્રીસમી વાત છે આખો વાતો તમે વાંચો ને તો જ્યાં બાપાશ્રીનો ઉદ્ગાર છે ને એ એના શબ્દો જુદા છે એની સ્થિતિ એની અનુરૂપ એની એની એની કુસુમતા અદભુત એ તરત ખબર પડી જાય અને જે નાખ્યું હોય ને એ બાપાને મોઢે બોલાવ્યું હોય એ તરત નીકળી જાય કઠિયારાની વાત લખી છે પાંત્રીસમી આખી નહીં કહો એમાં જે નફરત ના શબ્દો વર્ણન આ તે એ બાપાશ્રીનું નથી બાપાશ્રી આવું ના બોલે બાપાશ્રીની વાત મહિમાની છે બાપા તો સામાન્ય હોય મહિમા જાણે અને વાત કરે ત્યારે અક્ષરધામની સભા મુક્તો મહિમા ભગવાનનો મહિમા સાધુનો મહિમા સત્સંગ મહિમા આ બાપાને બાપાએ આમ કીધું એમ પણ મૂકી દીધું હવે કઠિયારાની જે વાત કરી છે એ નથીનું ગામ નામ નામ સત્સંગી છે તો ક્યાં ગામ નો કઠિયારો છે કયું ગામ છે એ કઈ લીખ્યું નથી તો એને સ્વામીનારાયણ નો ભગત ક્યાં ગામ નો ગણવો બાપાની ઉર્મીનો જ ના નથી આ નફરત ભરેલી વાતો છે પ્રથમ નું ઓગણીસું એવું શું બાપાશ્રી ઓગણીસમી વાત તમને કહું એમાં નારાયણ નામે સાધુ પૂછે છે અનાદિ મહામુક્ત સદગુરુ સ્વામી નિર્ગુણદાસજી એ મૂળ અક્ષર થી પર શ્રીજી મહારાજના તેજ રૂપ અક્ષરધામ નોખું છે એમ વાત અમને કેમ નહીં કરી હોય અમદાવાદમાં નિર્ગુણદાસ સ્વામી જેને ગોપાલનંદ સ્વામી કથા વાર્તા માટે જ અમદાવાદમાં મોકલ્યા હતા અને નિર્ગુણદાસજી તો ગોપાલનંદ સ્વામીની પાસે સ્થિતિવાળા મહામુક્ત ઓહો નિર્ગુણદાસ સ્વામી હે તો નારાયણ દાસજી સાધુ અવજી બાપાને પૂછે છે નિર્ગુણદાસ સ્વામી અમને કેમ નહીં સમજાવ્યું કે તેજ છે એ મૂર્તિનું તેજ એ અક્ષરધામ છે મૂળ અક્ષરથી પર કેમ નહીં સમજાવ્યું એટલે એમાં પછી કે છે કે ત્યારે નિર્ગુણદાસ સ્વામી ભગવાન શ્રીજી મહારાજને મહારાજને સર્વોપરી કહેતા એમાં આનાથી પર એટલું બોલે તો એ કઝિયા તો પછી આ વાત શી રીતે પચે એટલે કેતા નહોતા જાણતા હતા જો આ બાપાની વાત નથી હોય બાપાને મુખે બોલાવડામાં આવે છે આ કોઈને ગમે નહીં આવે એમને માનનારા હોય એ તો એમ જ માને બધું બાપા શ્રી બોલ્યા છે કારણ કે એટલું દ્રઢ થઈ ગયું છે આ બાપા નથી બોલતા એનું તમને પ્રમાણ કહું એટલે બધું નિર્ગુણતા સ્વામી જાણતા હતા પણ જો આ બધું એમાં ગણાયું છે આ બધું જો કે તો હજી આનાથી પર એમ જ્યાં બોલે છે ત્યાં કજીયા થાય છે કાઢી નાખવાના બધા વાતો થતી હોય તો આટલું બધું કે તેને ક્યાંથી પચે કોણ સાંભળે કેવો થાય એટલે બોલ્યા નથી બાકી તેજરૂપ ધામ સત્ય માનજો આ બાપાના નામે બોલે એટલે બીજા કોણ વિચારે બાપા એમ કહી દીધું પણ હું એમ કઉ છું નિર્ગોદાસ સ્વામીની વાતો તમે વાંચી જોયું દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા ને તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના પિતાશ્રી ત્યાં સુધી કાળુપુર મંદિર થી નિર્ગુણદાસ સ્વામીની વાતો પ્રકાશિત થતી હતી હવે નથી થતી વાંચો એમાં જેનાથી પર કઈ બોલવું બોલાય અને અમદાવાદમાં કજ્યો ની ભારે ડખો થઈ જાય એવું બધું તેમણે કીધું જ છે ભારેમ ભારે કીધું છે સમજાય ગયું તમને મબ જેનાથી કઈ બોલાય સાહેબ તમે વાંચો ને તો ઘણી નહતો એને થાય કે આ શું કહે છે એવી વાતો તો કીધે બાકી રહેતું નથી ધામ તમે અક્ષર ગયો એમ કેવા જાવ એટલો બધો ઝઘડો નથી થતો કારણ કે જેનાથી પર એને સહન નથી થતું એ તો તમે એક બે વાર ની ઘણી વાર કઈ નાખ્યું છે નિર્ગુણામ સ્વામી તો બોલવામાં તો ક્યાં વાંધો ધામને તેજ કોક અક્ષર જેમાં કોણ લાકડી લીધો થવાનો છે અને પેલામાં થાય સમજાય છે મરમ એ તો કીધું છે એમાં તો કઈ કીધું છે પણ પછી આ બધા શું કે આગળ સમજાય છે આ બધાને એ કોડવડ હાથમાં આવી ગયું છે એ ન ચાલે એના જાય પેલા નક્કી દો વાળા કે આગળ ઉપર સંતો ધ્યાન થાય એ સમજાય છે જો વિદ્વાન હોય ને તને ખબર પડશે સિદ્ધાંત સ્થાપીને જાય મૂળ પુરુષ હા વ્યક્તિને ઉંમર થાય કે એમ થાય સોગ સંજોગ સત્સંગ જે મળે એ પ્રમાણે સમજાય પણ પછી સિદ્ધાંત સ્થાપવાની વાત ના આવે કે અમારા પછી એને સમજાય છે પછી સિદ્ધાંત સ્થાપશે એ કોઈ બાકી રાખી ના જાય સમજાય છે સિદ્ધાંત અને સમય એ સાપેક્ષ સમય આવે ત્યારે નાના બાજુ હોય આપણને શ્રીજી મારા સિદ્ધાંત થાપીને ગયા છે અને તમે એ સિદ્ધાંતને કાપીને બીજું સ્થાપો છો બીજો સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સ્થાપો છો એ સિદ્ધાંત સ્થાપવાનું કોઈ બાકી ન રાખે સમજાય ત્રમે કરે આઈન્સ્ટાઈન નો સિદ્ધાંત છે સાપેક્ષવાદ નહીં સમય આવે ત્યારે સમય પણ આઈન્સ્ટાઈન એમ થોડોક કહી જાય મારા પછી આવશે સિદ્ધાંત સ્થાપશે તો આઈન્સ્ટાઈનનું આ આવવાનું કામ હું હું મેથી વેચવા આવ્યા તા એ બરાબર છે સિદ્ધાંતો સ્થાપી ન જ જાય શ્રીજી મહારાજ આવ્યા હતા શું કામ સિદ્ધાંત સ્થાપવા આવ્યા હતા સમજાય વહેલો મોઢો એક સિદ્ધાંત એને સ્થાપવાનું બાકી ના રાખે આ તો કે છે કે સિદ્ધાંત જ પછી સ્થપાવશે તો એ ખોટું છે અક્ષરધામરૂપ તે જ ધામ આ છે જીવ આ છે માયા આ છે એટલે એને તો તત્વજ્ઞાન કહેવાય એને તો ઉપાસના કહેવાય એ સિદ્ધાંત બાકીને રાખીને જાય કોઈ શ્રીજી મહારાજ ધ્યાન કોનું થાય કોનું ન થાય એ સિદ્ધાંત શ્રીજી મહારાજ પછી પછી કરીને જાય સિદ્ધાંત સ્થાપીને જાય સમજાય લેલો મોઢો પણ ખેંચીને કહે આમાં આમાં પછી શું છે વચરામૃત માં તો બધે ધામ ધામ ધામની વાત છે અક્ષરધામ ની અક્ષરધામ ની હવે આજે શું થઈ ગયું તમે જોયું માનનાર એમાં કઈ ફલાણા અક્ષરધામમાં ક્યાંક અક્ષરવાસી થાય એમ બોલો તો ગાળ દીધા જેવું લાગે મૂર્તિના સુખે સુખ્યા થયા એમ બોલે લખે એમ બાપાશ્રીને માનનારા મૂર્તિના સુખે સુખ્યા થયા તમે અક્ષરવાસી થયા એમ લખો તો ગાળ દીધા જેવું લાગે પાને પાને લખ્યું છે અક્ષરધામ ને પામે અક્ષરધામ પામે લખ્યું છે આમ કરે તો અક્ષરધામ પામે એ અક્ષરધામ અમારું રહેવાનું ધામ છે અને તમે એનું કોઈ સંબંધી હોય ને એ બાપાશ્રી માનતા હોય તમે પત્રિકા લખો કે અક્ષરધામમાં ગયા અક્ષરવાસી ગયા જોવો થાય તમારે તમને અનુભવ છે મૂર્તિના સુખી સુખિયા થયા કે મૂર્તિમાં લીન થયા એ સિવાય બીજો શબ્દ વાપરી ના શકો આ સિદ્ધાંત બાકી રાખ્યો તો સ્વામીનારાયણ ભગવાન ના પ્રભુ કંઈક ખોટું થાય છે ઘણું બધું ધીરાપડોને પાછા વાળો હવે ત્રીજી વાત તમને કરું છું આવું શું કામ કર્યું એમ બે કારણ મેં બધા એક ત્રીજું છે અને લાસ્ટ છેલ્લું છે સિદ્ધાંત સાગર મારે વારે વારે ત્યાં આવવું પડે કારણ કે બધાનું મૂળ છે સાહેબ એ હું તમને કેવા માંગુ છું એ સિદ્ધાંત સાગર માં જે લખ્યું છે ને એનાથી અક્ષર પુરુષોત્તમ નું વધારે પ્રચાર થયો એટલે ઈશ્વરચરણ દાદી સ્વામી તો આ સિદ્ધાંત પુસ્તક ક્યારે બેઠું સંવત અને સંવત માં તો ઈશ્વર ચરણ સ્વામી સાધુ થયા છે દસ વર્ષ નો ફાસ દસ વર્ષ ના જ છે હજી એ કોઈ વસ્તુ લખી ના શકે આ અભ્યાસ ની વાત છે વેદાંત વાત છે આ બધી તર્ક માથા કુટ વાત છે ઓગણીસો અઠાણું માં ધામ માં ગયા દીક્ષા લીધી ઓગણીસો છેતાલીસ માં અને ઓગણીસો માં આ દસ વર્ષ પછી આ સિદ્ધાંત સાગર લખ્યો કરશનજી અદાય શ્યામજી વાસવજીના નામે એને લીધે અક્ષર એની ઉપાસના અક્ષર પુરુષોત્તમ આ બધું એ તો એમણે જોયું એટલે ઘણા વર્ષો પછી દસ વર્ષમાં કાંઈ સમજાય નહીં સાધુ થયા પછીના એટલે એમણે આ કાંઈ કર્યું નથી પછી ધીમે ધીમે સમજાયું પ્રવાહ વધતો જતો એમને આ થયું કે આને તોડવું જોઈએ રોકવું જોઈએ આ બધાએ અક્ષરબ્રહ્મ ગુણાચિત સ્વામી આમ આમ એમ કરીને જાય તો મહારાજને ભૂલી જાય એના મનમાં બીજો ભાવ આપણે મહારાજમાં જોડાય એવું કંઈક કરીએ એટલે એમણે અક્ષરબ્રહ્મના ધામ રૂપમાંથી કાઢી નાખ્યું અને મૂર્તિના તે જ રૂપે અક્ષરધામને ગોઠવ્યું જેથી એમાં બિન પછી ત્યાં ન જાય રોકાઈ જાય કે આપણે તો અને આજે વાસણાવાળાનું બી લાવાને યાર આવે એટલી બધી શુભ કરી ગઈ એ હેતુ માટે એમણે આ ધામને ઉડાડી અને તેજરૂપ ધામ ઠરાવ્યું પણ તાજુ કાંસ ખોલ કે સુન લીજે બાપાશ્રી કો માન્ય વાળે ગાલિયા દી કે એમણે જે તેજ શબ્દ ઉપાડ્યો છે ને એ આ સિદ્ધાંત સાગર લીધો છે એમાં છે બીજું અન્વયપણા અન્વય પણે એમાં છે અન્વયપણે છે પુરુષોત્તમનો સમય અન્વંતે છે એનો વ્યતિરેક જુદો મૂર્તિ રૂપે સાક્ષત્ર છે અન્વયપણે કરી ઠારી નાખે એ અન્વયપણા નો શબ્દ પણ સિદ્ધાંત સાગરમાં છે એને સમજાવ્યો એટલે મેં કીધું સિદ્ધાંત સાગર સમજવો વિદ્વાન પુરુષનું કામ છે અમુક અમુક ખોપડા ફાડી નાખે આમ એમાંથી લીધું છે એના શબ્દો લઈ અક્ષર મતનું ખંડન કર્યું છે કાશી સુધી જે માથાકુટ કરીને અક્ષર પુરુષોત્તમ સંસ્થા એમ કહે છે બ્રહ્મસૂત્ર ઉપનિષદ ના ભાષ્ય કરીને સૃષ્ટિનું મૂળ એકમાત્ર કારણ તમે કોને જાણો છો ભગવાન પુરુષોત્તમ નારાયણ બંને સૃષ્ટિનું મૂળ કારણ છે એટલે એને નામ એને જે પુસ્તકોનો સિદ્ધાંત લખ્યો ઉભય કારણવાદ આપ્યું નામ ઉભય એટલે બે બે તત્વો કારણભૂત છે આ સૃષ્ટિમાં અનંત કોટિપર સૃષ્ટિ રચવાના કારણભૂત આપણે ભાગવત ગીતા રામાયણ બધા એક જ કહે છે કે પુરુષોત્તમ નારાયણ સકલ સૃષ્ટિ નું કારણ મૂળ કારણ કારણ કારણ ના કારણ આપણે કહીએ છીએ બે સમગ્ર સૃષ્ટિનું ઉત્પત્તિનું કારણ અથા બ્રહ્મ જીજ્ઞાસ માંડીને એમણે જે વાત કરી એ બે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ બે સૃષ્ટિના કારણ છે માટે ઉભય કારણવાદ એ ના અને એને બધા સૂત્રો ગોપાલ સ્વામી મુક્તાનંદ જે ભાષ્યો કર્યા એ બધું નાખ્યું અને સિદ્ધાંત સાગરમાં જો વિદ્વાન લોક પઢેંગે તબર્ય સ્વીકાર કરેગે ઈસમે હે સ કેવા વિદ્વાનો છે કરશનજી કે આ બધા એને ખાણ બેતા એટલે આ ઈશ્વરચરણ સ્વામી એમાંથી લીધેલા શબ્દો છે એના જ શબ્દોથી એમનો જ ખંડન કર્યું છે મતું અને એનો ભાવ આ કે હું આમ કરું તેમ કરી અને પછી રોકું પણ એને સપને ખ્યાલ નહીં હોય કે આવું થશે કર્યું છે સારા ભાવથી પણ હું સિદ્ધાંત તોડી નાખું ખબર ન રહી પછી થાય શું અક્ષર પુરુષોત્તમ વાળાને તમે ક્યાંય પણ કોઈ પણ વચરામત ક્યાંક વાંચવા દેખો દરેકમાં એને અક્ષર બ્રહ્મ જ દેખાય હા ચોશ્મા ચડાવ્યા નથી પુસ્તક વાંચ્યું અક્ષર બ્રહ્મ જ દેખાય આત્મા હોય ફલાણો હોય બ્રહ્મ હોય એ પ્રકાર કાંઈ પણ હોય એને અક્ષર બ્રહ્મ જ દેખાય એમ આમને ચશ્મા ચરણ ચડાવો ઈશ્વરચંદાજી એટલે ધામરૂપ તે જ ને આન તે ને એ જ બધું દેખાય એ જ દેખાય આ કેના જેવું છે આ બધા મત આવું જ હોય છે શું ભગવાન બુદ્ધ એક ગામમાં રોકાયેલા ત્યાં સભા બેઠેલી બધાને ઉપદેશ આપતા હતા રાતનો સમય હતો અને સભા પૂરી થઈ એટલે ભગવાન બુદ્ધે એમ કહ્યું અબ રાત બળી હો ગઈ હે દેર હો ગઈ હે રાત કા અંતિમ કાર્ય કર સો જાવ હવે એમાં જે માતાઓ હતી નાના બાળકો હતા એમણે કીધું બાળકોને ધવડાવીને સુઈ જાઓ વેપારી લોકો હતા કે હિસાબ કિતાબ કરીને સુઈ જાઓ જમવાના જેના બાકી હોય એમ કે ભોજન કરીને સુઈ જાઓ સ્ત્રીઓ હોય તો કે પતિની સેવા કરીને સુઈ જાઓ વેશ્યા હતી કોઈ એમને એમ થયું કે ગ્રાહક રીઝવીને સુઈ જાઓ પણ જે હાર્દ જે બુદ્ધની પાસે રહ્યા હતા એમણે જે કહ્યું હતું સમજાવ્યું હતું એ બધું જે જાણતા હતા એ બધા જે હતા એમણે કહ્યું અંતિમ કાર્ય એટલે ભગવાન એટલે ધ્યાન કર કે સોજા ભગવાન બુદ્ધ કહે તે ધ્યાન કર કે સોજા ઓર કહેલું એમ ભગવાન સ્વામિનારાયણ શું કહી ગયા સ્થાપી ગયા એ બધું જોવું જોઈએ મૂર્તિ સ્થાપી હરે કૃષ્ણ મહારાજને અવતારો સ્થાપ્યા દેવો સ્થાપ્યા વચનામૃત લખ્યું સ્પષ્ટ કર્યું શિક્ષાપત્રીનું બંધારણ બાંધી દીધું એના ઉપર સંતો એ વખત ના નિત્યાનંદ સ્વામી સુખાનંદ સ્વામી સદાનંદ સ્વામી રઘુવીરજી મહારાજ દ્વારા સંતો દ્વારા બધી એની ભાષ્ય વિસ્તૃત વિવેચન લખાવ્યા બધું કરીને ગયા કીધું સ્થાપુ વર્તવા એ રીતે બધું પૂરું કરીને ગયા એ જે જાણે છે એ બધા સમજે છે શું ઉપાસના છે શું ધામ છે શું તત્વ છે શું સિદ્ધાંતો છે શું બંધારણ છે શું કરવાનું છે બીજા શું કરે છે પોતાને મનમાં છે એવા અર્થ તાર જેમાં એક ભગવાન પુરુષોત્તમ શ્રીજી મહારાજેલા મંદિરો દેવો આચાર્ય શિક્ષાપત્રી ભાગવતાધિક શાસ્ત્ર રામાયણ આદિક શાસ્ત્ર રામ ભગવાન શ્રી કૃષ્ણ અવતારો શિવ આપણે મહાદેવજી હનુમાનજી ગણપતિજી એ બધા જે દેવતાઓ જેને માનવાના છે એ બધા અવતારો દેવો શાસ્ત્રો આ તે એ શુષ્ક વેદાંત એક બ્રહ્મ મહારાજ રડી પીડ્યા હતા કે આ શુષ્ક વેદાંતને સાંભળ્યું બીજા બધાનું એને મતે પછી આ કાંઈ નથી જે ઈશ્વર માયા આ તે કાંઈ નથી અરે બધું છે અમને તેટલો ઉદ્વેગ થાય છે કે આવી ઉપાસના મૂકી અને આ કરે છે રડી પીડ્યા એમ આ કરવા ગયા આવું એના મત થઈ ગયું એવું કે જાણે હવે એક ભગવાન સિવાય બીજું કાંઈ માન પુરુષોત્તમ સિવાય કઈ માનતા એટલે એ બધામાંથી એક નવો સંપ્રદાય ઉભો થઈ જાય છે એમને કલ્પના નહીં હોય અને થઈ ગયું કે જે દેવના નર્યા આચાર્યના ના રહ્યા શિક્ષાપતિ ના રહ્યા ગીતા રાવણ દેવો એના કોઈ નર્યા શુષ્ક વેદાંત જેવો સલ થઈ ગયો બાપાશ્રી આ પ્રવર્તન અત્યારે જે થઈ રહ્યું છે એક શબ્દ નથી કહ્યો એમના મૂળમાં જાઓ બાપાશ્રી મૂર્તિની મહિમાની સંતસમાગમની આચાર્યના મહિમાની મંદિરોની વાત કરીએ પહેલાં ભાગના ચાલીસમાં પેજ ઉપર જોઈ લો પ્રત પ્રમાણે આગળ પાછળ હોઈ શકે પણ એમાં બાપાશ્રી કહે છે વડતાલદેશમાં ન ફાવે તો દેશમાં રહેવું અમદાવાદ દેશમાં ન ફાવે તો વડતાલદેશમાં રહેવું એટલા જ માટે મારે બે ગાડી સ્થાપી છે અને બેમાં ન ફાવે તો આપણે કોઈ ગામડે હરિમંદિર હોય ત્યાં રહેવું પણ ધર્મા આવે એ મૂળ મંદિરને મોકલી દેવું આ બાપાશ્રીમાં મને ભાવ છે એમ થાય કે આ બધું છોડીને એક બાપાને આ રીતે રાખ્યા આખા સંપ્રદાયના બધી બાપા થઈ જાત એને ખૂણા ના કરી નાખ્યા અને એ કેવો ઉપયોગ થઈ ગયો કે જે મોક્ષથી માણસ આગળ પાછો પડી જાય બીજે રસ્તે આ બધે હવે માને ભલે પણ દ્રોહ દ્રોહ છે દ્રોહ દ્રોહ છે મંદિરોનો અવતારોનો શાસ્ત્રો આ બધો દ્રોહ દ્રોહ છે રાત દિવસ એ ઘણા એમાંથી આમાં લખ્યું ન હોય પણ પછી માનનારા બધા એમ ભાગવત વાંચતા હોય ને કથા કરતા એ સાધુનું મોઢું ન જોવાય તો ગોપાળાન સાંઈ વાંચતા ન જવાય ને મૂર્તિનું નિત્યાનંદ સ્વામી એમણે લખ્યા છે બધા અમુક ગ્રંથ સ્કંદના બાદ શો કરી ગયા છે મહારાજ પાસે ભાગવત વાંચતા નિત્યાન કથા કરતા તો એની પછી મૂર્તિનું મોઢું ન જવાય કે એટલે હદે આ થઈ ગયું માટે જેને મોક્ષ જોઈએ છે મેં ફરીથી કહું છું અસલી દૂધ અસલી દવા અસલી ગોલ્ડ અસલી હીરા એ જ કલ્યાણકારી સુખપ્રદ છે એમાં મોક્ષ છે અને એ શ્રીજીના સ્થાપેલા સિદ્ધાંતો એમાં બંધારણમાં કોન્સ્ટિટ્યુશન ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષાપત્રી છે એમાં રહીને આપણે મૂળ ભગવાનની જે ગોપાળાન સાહેબ ઉપાસના બતાવી છે ગુણાતીતાન સાહેબ બતાવી છે એ બધા નિત્યાનંદ સ્વામી વિધાવતરાનંદ સ્વામી બધા ઉપાસના બતાવી છે નિષ્ફળાનંદ સ્વામી બતાવી છે બધા સંતોએ જે કહ્યું છે શ્રીજી મહારાજે વચરામર્તમાં જે કહ્યું છે એ પ્રમાણે સર્વોપરી સમજી અવતારોને માનીએ વચરામાં કહેતા કે છે બધા સર્વે માનવા યોગ્ય છે પૂજવા જેવા છે એમના ચરિત્રો જે છે બધું કંઈ એને માનીએ એમાં વળગીએ અને આપણો અત્યંતિક શ્રેય કરીએ બાકી આ સાવ સિદ્ધાંત મૂકી અને પછી આપણે કલ્યાણ કરવાની વાતો કરતા હોય નહી દ્રોહ છે અને દ્રોહને લીધે જીવનું કલ્યાણ નથી થતું ભગવાનનો રાજી એમાં નથી પાછા અને શ્રીજી મહારાજ જે કીધું છે એમાં બંધાઈને એમાં રહીએ એવી મારી શુભ ઇચ્છા અને શુભકામનાથી મેં આ કર્યું છે કીધું છે કોઈને જરા ખોટું લાગ્યું હોય તો માફ કરે પણ જે મૂળ સિદ્ધાંત હતા અને જે કલ્યાણકારી સિદ્ધાંત હતા શ્રીજી મહારાજના વચનથી મોટા ગોપાળવન સ્વામી વગેરેના વચનથી તિતાના વચનથી અને મૂળ શાસ્ત્રોના વચનથી મૂળ વચનામૃતના વચનથી મેં તમને સમજાવવાનો વાત કરી છે એ કેવલ કલ્યાણ માટે કરી છે છતાંય કોઈને ખોટું લે માફ કરે પણ જે મુમુક્ષું હોય એને ફરીથી ખાવું ચેતન વાલે ચેતજીવો દેહ પીડાની પહેર પછી વિધાતાને કોઈ દોષમાં દેજો આ છે બધાય મત ખેલ કારણ કે માન્યતા છોડવી મતમોહ છોડવો પૂર્વગ્રહ છોડવો કઠણમાં કઠણ હોય તો એ છે એ છો છોડીને જે સરળ થવું એ જ ઉત્તમ કાર્ય છે તો જ કલ્યાણ છે હૈસો હૈસો કરવામાં નથી થતું હા વાળાઓ વધે અનુચરો વધે અનુયાયી વધે સંપત્તિ વધે મંદિરો વધે એ કલ્યાણકારી નથી કલ્યાણકારી તો વચનમાં પડ્યો રે એનું છે એના સિદ્ધાંતને વળગી રહે એ મૂળ ઉપાસનાને વળગી રહે સ્થાપેલી મૂર્તિઓનો ભાવ હવે એના લોકોને તો મંદિરો મેં કીધું કે તમે ભાઈ અહીંયા સારંગપુર એક જણાને મેં કીધું જાયજો કે ન્યા શું ડાઇટું છું ભાઈ અહીંયા ગોપાળ અનુસાઈ બેઠો છે એમ મેં ને કીધું તો પછી કઈ બોલ્યો નહીં તો ગોપાલ સાહેબ મૂર્ખ છે હનુમાનજી પધરેગા તો અવજી બાપાને શું કે છે સમજો મોટાના સિદ્ધાંતને સમજો અને સંપ્રદાયના બંધારણમાં લો શ્રીજી મહારાજ કહ્યું એમ આજ્ઞાની ઉપાસના કરે એનું થાય છે એવું સર્વ સંતો મોટાનો મત છે શ્રીજી મહારાજ મત છે રાજી રેજો કઈ વધુ કહેવાય તો હજી ફરી ફરીથી ક્ષમા માંગુ છું પણ કેવળ મૂળ સિદ્ધાંતોનું મૂળ કલ્યાણ અત્યંતિક થાય અને અવતારોને ભગવાનના શ્રીજી મહારાજના દ્રોહથી બચીએ એવા શુભ આશયથી મેં કહ્યું છે ફરીથી કહું છું પ્રમાણો સાથે કહ્યું છે શાંતિથી વિચારજો ક્યાંય ખોટું નથી કહ્યું ક્યાંય ખોટું નથી કહ્યું અસલ કહ્યું છે આ લોકોએ ઝેર ફેરફાર કર્યા એ જ ખોટું છે ઉપજાવી કાઢેલું છે થતીંગ છે ઢોંગ છે છલ છે પ્રપંચ છે કપટ છે અને કલ્પિત મત છે માટે તેનાથી છૂટો અસલને વળવો અસલ શ્રીજી મહારાજ સિદ્ધાંતને વળખો આપણું પરમ આત્યંતિક કલ્યાણ થશે અસ્તુ જય સ્વામિનારાયણ